આજે આપણે ઘડા પ્રથમ પ્રકરણનું સાઠમું વચનામ્રતમ શ્રવણ કર્યું જીવનમાં ચાર ચીજ બહુ સમજવા જેવી છે કારણ કે ચારેય ચીજ આપણી સાથે સતત જોડાયેલી છે એક ચીજ એવી છે કે જે સતત વધતી જ જાય છે बीजी चीज एवं सतत घटती जाए घटती जाए तीज चीज एवं घड़ीक घड़ीक में घटी जाए चौथी चीज एवं जराती घटती अद्भुत पहली चीज सतत जाए ये अपनी वसना સતત વધતી જ જ જ જાય છે વધતી જ જાય છે બીજી ચીજ જે સતત ઘટતી જ જાય છે ઘટતી જ જાય છે એ છે આપણું આયુષ્ય ત્રીજી ચીજ કે ઘડીકમાં વધી જાય ઘડીકમાં ઘટી જાય એ આપણું મન છે ઘડીકમાં સુરવીર થઈ જાય ઘડીકમાં બીકણ થઈ જાય ઘડીકમાં દાતાર થઈ જાય ઘડીકમાં લોભી થઈ જાય ઘડીકમાં યોગી થઈ જાય ઘડીકમાં ભોગી થઈ જાય ઘડીકમાં શાંત થઈ જાય ઘણીકમાં અશાંત થઈ જાય इले तीज चीज एवं घड़ीक में घड़ी घटी जाए, जाए। चौथी चीज एवं जरा नही जरा घटे नही भाग्य प्रारब्ध आ चार चीज आप जोड़ेली रीते आ जोड़ेलीमनली दुख न कारण कारण के वसना सतत दुख नु कारण આયુષ્ય સતત ઘટતું જાય છે તો એ દુઃખનું કારણ છે કારણ કે મરવું કોઈને ગમતું નથી ત્રીજી બાબત થઈ જાય છે વધઘટ કરે છે એક સરખું શાંત રહેતું નથી એટલે એ પણ દુઃખનું કારણ છે અને ચોથું આપણું ભાગ્ય એ વધતું નથી ઘટતું નથી એટલે એ પણ દુઃખનું કારણ છે કારણ કે સુખ આવે તો આપણે એને વધારવું છે તો એ વધતું નથી અથવા ટકતું નથી दुख ने घटाडवे तो ये हटत आ रीते चार चीज आप दुख आप चार चीज में जो फेरफार कर तो पी चार बाबत सुख आप पेली चीज वसनाती जाए ये जो घटाड़े तो सुख थे बीजू आयुष्य सतत घटत जाए जो वार् तो पास थी जाए अत्यार बिलकुल कृत्रिम आहार विहार कर नाख्या व्यसनों थी पी एापीण थी एवं स्ट्रेस दौड़धाम आपने जे लखाया करता वेला मरी जाए झड़प थ आयुष्य घटाड़ी रहा है व्यसनी हो एक सीगरेट ना कस मारे एक सीगरेट पूरी करे ते दस मिनिट आयुष्य सतत घटती जाए झड़प घटाड़ी रिया छे एने थोड़ी अटकवी सक सात्विक जीवन राखी खाणीपी में नियम राखी कुदरती जीवन जीवे व्यसनों दूर रही है भोगविला संसार संयम रा प्राणायाम आदि साधना जीव तीजू के जे मन वी जाए घए वैराग्य अभ्यास स्थिर कर स्थित थे स्थित प्रज्ञ अपनी बुद्धि प्रतिभा मत ये आपने सुख आपे अडग थेलु मन साधना सक चौथु जो भाग्य वत घटत नहीं भगवान आश्रय थी भगवानी कृपा थी सतो आशीर्वाद थी सुदा मा जेम भाग्य बदलाई पकड़ तो ये चार चीज फेरफार करे तो सुख बने एम एक चीज पर आज बात करने बाकी तो चार चीज बहुत समझाजी ऊंडाण थी ये हम क्या जय अवसर त्यारेली वसना सतत वती जाए दुख न कारण है ये वसना टाणवा घटाड़त आखू प्रथम साठमु वचनामृत है तो वसना के सतत पचास बैठा त्या सुधी में आपने केस के भजिया के रसगुला के शु कह गुलाबजांबू के गाठिया केटला समोसा के खाध छता कोई दिवस उल्टा जाए घनाता होता घरे जाए घर वाला हुक्म छोड़ेगा अरे अठवाडियो थे भजिया देखा खो खाई गो ये कहते जाए અને અત્યારે કોઈ આમ ચોકલેટ ફેવર નો વેનીલા ફેરવર એવી આઈસક્રીમ અવર નો લાવે તો કથા કથા ની જગ્યાએ પડી ગયા હું કેમ લઈ આવ્યા હે તમે આવાસના વધતી જ જાય છે શા માટે વધતી જાય છે બહુ મહત્વની વાત કોઈ અગ્નિ હોય એમાં તમે થોડું ઘી નાખો વધે ઘટે વધે કે ઘટે વધે એમાં બે લાકડા નાના નાના ખો તો વધે એમ વાસના છે ને એ તો આપણે જન્મમાં ત્યારથી જન્મ જન્મની ભેળી ભઠ્ઠી લઈને આવ્યા છે એ તો સળગે જ છે એમાં આપણે જન્મમાં ત્યારથી જગતના પંચ વિષય જોવું ખાવું સાંભળવું અડવું સ્પર્શ કરવો આ તે બધા જે ભોગ એ ચાલુ જ છે લાકડા ને ઘી છે એક તો અગ્નિ નાખતા એટલે અગ્નિ તા પકડતો જાય છે શેનો વાસના ન જાતું કામ કામ ઉપભોગે ન સામ્યતિ હવે સા કૃષ્ણ વર્તન એવા અભિવર્તતે ક્યારેય ભોગ વાસના ભોગવાથી શાંત થતા નથી જેમ જેમ ભોગવે તેમ તેમ વધુ ને વધુ અગ્નિ પ્રજ્વલિત થાય આ ભગવાન વેદ વ્યાસનું છે બધા ભોગવી લે બધું હરખું થઈ જાય પણ એ થતું નથી જેમ જેમ ભોગ થતા જાય છે એમ બોલી અગ્નિ વાસનાની છે એ તા પકડતી તા છે ને એ કાઠિયાવાળી શબ્દ છે તા લઈ જાવ તા તા લઈ ગયો કોને કહેવાય અગ્નિતા લઈ ગયો ત્યારે આમ કેટલી દૂર ઉભા રહ્યો તો તમને ગરમી દજાડે અને કોઈ રીતે શાંત જલ્દી ન થાય એને શું કહેવાય તા લઈ ગઈ છે વાસના તા લઈ ગઈ છે જન્મ જન્મ થી તો છે ને આ જન્મ પણ તા લઈ ગઈ છે તો આપણને પ્રશ્ન એમ થાય કે તો શું પછી કઈ આ દુનિયાના જે ખાવું પીવું જોવું હરવું ફરવું જાણવું જોવું વ્યવહાર ધંધા શું કઈ કરવું જ નહીં લાકડા કરતા હોય કઈ કરવું તો શું કરવું અહિયાં થોડું સમજવા જેવું છે કે પંચ વાસના કોને કેવાય અને આવશ્યકતા કોને કેવાય એ ભેદ બરાબર સમજી રાખવાનો છે રોમ અંદર એક સમ્રાટ થયો ए सम्राट एट्लो भोजन प्रिय समझो कि आख जीवन खा गीजू कई करूज नहीं जय जो तरह बस एना महल में भोजन वनगीओ सारा में सारी बनती जो बनी जाए तय थ पेट भरी जमे वही बनी जाए पेट भरी ने जमे तो तमने से आटलू बढ़ू पची जत ना ये बे हकीमो वायदो रख्या પેટ ભરીને સરસ મજા માનો એ રોમમાં તો શું ખાવા તું મને ખબર નહીં પણ આપણે જેમ માનો બટેટા વડા ફરસાણ ને જલેબી ફાફડા તાજા તાજા એ બધું પેટ ભરીને જમે અર્ધો કલાક ટેસ્ટ થી માણીને જમે પછી થોડી બેસે હકીમત ફાકી આપે ઉલટી કરી નાખે પેટ ખાલી થઈ જાય રિલેક્સ થઈ જાય અને ફરી ખાવા બેસી જાય અડધી રાત સુધી આ પ્રોગ્રામ ચાલે બસ ટેસ્ટ માણી લે પેટ ભરીને આ વાલ ડૂંટી ઊંચી નીચી થઈ જાય ત્યાં સુધી પછી તો એને ઉલટી કરીને કાઢી નાખવા આવો એનો પ્રોગ્રામ આખો દિવસ અર્ધી રાત સુધી ચાલે ભોજનની આવશ્યકતા છે પણ રસાવાદ પ્રિયતા આવશ્યકતા નથી એટલે ભોજન છે એ આવશ્યક છે રસા એ વાસના છે ભોજન એ આવશ્યકતા છે રસાવાદ પાછળ પડવું એ વાસના છે ભોજન એ શરીરની માગણી છે અને એ આવશ્યકતા છે રસાસ્વાદ છે રસલોલુભતા છે એ મનની માગણી છે એ વાસના છે આ શરીર અને મન એનો સ્ટ્રગલ છે શરીર આવશ્યકતામય છે મન વાસનામય છે એટલે શરીર હંમેશા આવશ્યકતા ઉપર નભે છે અને મન એ હંમેશા વાસના ઉપર નભે છે खे ले तो, तो शरीर तिरोहित आवश्यकता सीवाय बीजी कोई लेज जाणत नहीं वसना शू कह शरीर ने खबर क्यों शरीर वसना जाओ तो शरीर शू ते बोलो छो मन समझात नहीं એ ભાષા જ નથી જાણતું તમે એના ગમે એટલા પાસવર્ડ નાખો કોમ્પ્યુટર ગમે એ શરીરને ખબર જ નથી પડતી તમે શું લપ્ત કરો છો વાસના વાસના શું વળી આવશ્યકતા છે આપણે જેમ અમુક લોકો ગુજરાતી સિવાય બીજી ભાષા જાણે જ નહીં એમ આ શરીર આવશ્યકતા સિવાય કોઈ ભાષા જાણતું નથી અને મન વાસના સિવાય બીજી કોઈ ભાષા જાણતું નથી એને કહ્યું કે આવશ્યકતા છે તો શું આવશ્યકતા હોય આવશ્યકતાને શું આવશ્યકતા અમારે બોલી આવશ્યકતા શું કહેવાય શરીર જો આવશ્યકતાની ભાષા જાણે છે બહુ સીધી સાધી વાત શરીરની આવશ્યકતાની માગણી શું છે રોટલી દાલ ભાત શાક છાસ પાણી એને એ ઇડલી, સમોસા દાબેલી પાણીપુરી ભેળપુરી આપણે એની અવગણના કરીએ ઓઇલું પછી અકળાય છે પીસાય છે પછી હાલ મને ટોયલેટ લઈ જરા કેમ તન સુખ નથી મન સુખ નથી મન ગેસ થઈ ગયો છે હજી તો ડૂંટો બહાર આવશે શરીર ને માફક જ નથી એ સમોસું ત્રણ ખૂણિયા વાળું એ ના પાડે છે આ ફાફો મારે નથી મને બસ રોટલી શાક આપો પણ મન કહેવાય તો ખાધું જ છે આની મજાઓ છે એની આવશ્યકતા રોટલી દાળ બાદ શાક ની જ છે મનની આવશ્યકતા એટલી સમોસા સંભાળ પંજાબી ડિશ ને ફલાણી ડીશ ને આ ડિશ ની બધી એ બધી માગણી એની છે એટલે હવે કોકા ગ્રહમાં જાવ ફલાણી જાવ લઈ જાવ તમે તો નોકરી જ પડ્યા રહ્યો છો અને અમને તો કઈ લઈ જ જાતા ચાલો તમને લઈ જ જઈએ ચાલો એટલે ભોજન એ આવશ્યકતા છે રસાવાદ એ વાસના છે કપડા પહેરવા એ આવશ્યકતા છે ફેશન એ વાસના છે પાણી પીવું એ આવશ્યકતા છે પેપ્સી કોકા કોલ વાસના છે રસ્તે ચાલુ જવું ત્યારે ટ્રાફિક જોવો ભટકાઈ ન જાય આવશ્યકતા છે પરસ્ત્રીને જોઈને ફાંફા મારવા એ વાસના છે अरे गीता कहे प्रजोत्पत्ति वपरायेलो दी पुरुष न सहवास हूँ छु मेरी विभूति छु कारण के आवश्यकता है वंश परंपरा राखी आवश्यकता प्रजोत्पत्ति दाम दाम्पत्य व्यवहार ई आवश्यकता है ये भगवान के हूँ छु आवश्यकता कोई अपराध नहीं थत वसना अपराध है परमात्मा अन्न जो पानी जुए वस्त्र जुए વંશમાં ન હોય તો દીકરો સંતાન જોઈએ તો એ આવશ્યકતા છે અપરાધ નથી એટલા માટે દીકરાની માગણી તમે ભગવાન પાસે કરો સાધુ સંતોની આશીર્વાદની માગણી કરો તો એ અપરાધ નથી થતો અને ભગવાન આશીર્વાદ આપે રાજી થઈને જો દીકરા આપે છે કારણ કે અપરાધ નથી અનજળ માગો પ્રાર્થના કરો તો આપે છે પણ વાસનાની પ્રાર્થના કરો તો કોઈ નહીં આપે એ અપરાધ છે એ ભગવાનની પ્રાર્થના જો કે કરી પણ શકતો નથી અને કરે તો પણ એની પ્રાર્થના સ્વીકૃત થતી નથી એટલે વાસના અપરાધ છે આવશ્યકતા એ અપરાધ નથી અને મરી જઈએ ને આપણે ગોટો વળી જાય ને એટલે આવશ્યકતાનો અંત આવી જાય તો બાપુજીને ઠાઠડી બાંધી દીધા પછી એમ ના કે બે ટાઈ પાણી પાઈ દે પછી સ્મશાને જઈએ આવશ્યકતાનો અંત આવી ગયો तो अंगम गलितहीनम जातम तुंडम वृद्ध या ते गृह दंडम એક બાપા સાવ બેરા થઈ ગયા આંખે ઝાંખું ઝાંખું દેખાય ઉંમર વળોટી ગઈ છે એસી જેવું થઈ ગયું છે આવું ખોખું થઈ ગયેલા એમાં એક જણા પૂછ્યું બાપાસ જમવું છે તો બાપા કે મારે પરણવું તો છે પણ હવે મને કોણ પરણાવે નથી વધતી જાય છે કેમ એ કરગઠિયા નાખીએ છીએ તો વાસના ના કરગઠિયા બંધ કરે અને આવશ્યકતા છે એને પણ ભગવાન ભક્તિભાવનો સ્પર્શ કરાવે તો વાસના જીવનમાં સુખનની આવશ્યકતા છે પણ એને ઠાકોરજી નો સ્પર્શ કરાવે અર્પણ કરે અને ભક્તિ ભાવથી પ્રસાદ ભાવથી જમે તો આવશ્યકતા ભક્તિ થઈ ગઈ તો જીવ ધન્ય થયો અને સુખી થયો તો વાસના ઘટે તો સુખ થાય તો ઘટાડવા માટે શ્રીજી મહારાજે જે ઉપાયો કહ્યા એ કરગઠિયાઓ ઘી આહુતિઓ નાખીએ છે ને આપણે યજ્ઞ કરીએ છીએ પણ ઊંધો યજ્ઞ કરીએ છીએ હવે એકવાર છોકરાઓને હું શીખવાડતો હતો મેં કીધું ભાઈ આપણે પેટમાં જે અગ્નિ છે વિશ્વાન તો એમાં કોળિયે કોળિયે ભગવાનનું નામ લઈને ભાવના કરીએ કે આપણે એમાં આહુતિ આપીએ છીએ એટલે આપણને યજ્ઞનું ફળ મળે તો મને કે સ્વામી છે બહુ સારું યજ્ઞ માં જેટલી આહુતિ આપી એટલું ફળ વધારે મળે અને યજ્ઞ તો સારું સારું હોમ કરાય લાડવા લઈ આવો છો લાડવા લઈ આવો હવે આને સત્સંગ કેમ કરાવો પણ એ ભાવના આખી જુદી છે તો શ્રીજી મહારાજે હવે એક પછી એક આપણને સમજાવે છે કે આવી જે દુખદ વાસના છે સતત વધતી જતી વાસના છે એને કંટ્રોલમાં લેવી તો બહુ કઠણ છે પૂર જતું હોય એનું કેમ નિયંત્રણ કરવું ભાઈ ઉપરવાસ વરસાદ ધોધમાર પડતો હોય બંધ થઈ જાય તો હજી કંઈક વિચારી શકાય પણ આમ આવેદ જાતું આવે જ જાતું હોય એટલે બહુ કઠણ છે તો શ્રીજી મહારાજે પેલું એ કહ્યું કે સાધન મોટું છે એટલે કે કઠણ સાધન છે જો ભાઈ એકાદશી ના ઉપવાસ થાય ચાંદ્રાયણ થાય બીજા ઘણા બધા વ્રત તપ જપ અનુષ્ઠાન યજ્ઞ પદયાત્રા તીર્થયાત્રા બધું જ થાય પણ વાસના મારવીને એ ન થાય કારણ કે એવી છે ને છટકી જ જાય બનવાસ કિયો પર તો વાસના નાશ ભયો ન ભયો એ બહુ કઠણ છે તો એના માટે શ્રીજી મહારાજે क्रम प्रमाण बतायु जोता जे पेली बात ये कही वसना टाड़े तो सब प्रथम तो पंच विषय शब्द स्पर्श रूप रस ये जे पंच विषय जगत संबंधी एमता ने जेटली तृष्णा होचार करवो ए तपास करी सोक्रेटिश ग्रीक सोक्रेटिश मी पंदर युवको आया दस पंदर युवक सोक्रेटिश ने कहू के महात्मा जी अमार आपनी रेव आप शिष्य भाव रेवे ज्ञान प्राप्ति करी जीवन ने उन्नत करवक्रेटिश कह बहुत सारू हूँ राजी थोलो मरी एक सरोवर ने का पंदर युवा लई आया અને સરોવરને કાંઠે એક વૃક્ષ હતું એ વૃક્ષ નીચે સોક્રેટીસ જે પછી એક યુવકને સરોવરમાં જોવા માટે મોકલ્યા કાંઠે જુઓ કે સરોવર શું દેખાય છે એટલે એક પછી એક બધા ગયા એટલે કોઈ એમ કહ્યું કે પાણી એ એકદમ છે એ દેખાય છે કોઈ એમ કહ્યું કે એમાં તરંગ છે થોડા થોડા પાણી ચોખ્ખું છે પણ તરંગ છે બહુ કોઈ એમ કહ્યું કે પાણીમાં થોડું પાણીમાં રંગબેરંગી માછલીઓ હોય કોઈ એમ કહ્યું કે પાણી ઊંડ હોવું છે આવા જાત જાતના જે કઈ એમને લાગ્યું ઉત્તરો આપ્યા એમાંથી એક યુવકે એમ કહ્યું કે સોક્રેટીસે પૂછ્યું તને શું દેખાયું તો કે મને તો એ પાણીમાં મારું પોતાનું પ્રતિબિંબ દેખાણું મારો ચહેરો દેખાણો મને સોક્રેટીયા ચૌદ જણા ને કહ્યું તમે જતા રહ્યો આ એક જ કામનો છે એને રોક્યો શિષ્ય સ્વીકાર્યો એની સાથે ખૂબ જીવનની ચર્ચાઓ કરી અને એ શિષ્યનું નામ પ્લેટો અર્થ શું છે કે અધ્યાત્મ માર્ગમાં ભગવાનની પ્રાપ્તિના માર્ગમાં નિજ દર્શન એ પેલું પગથિયું છે એટલે મહારાજ કે છે પેલા વિચાર કરવો કે પોતાને પંચ કેટલી તૃષ્ણા છે હવે આપણે આમાં કેટલા સવારે ઉઠીને કે રાત્રે સૂતી વખતે વિચાર કરતા હોય છે કે મને આમાં કેટલી વાસના છે ને કેટલી વાસના છે નિજ દર્શન એ પેલું પગથિયું છે એટલે પોતાને જોવો પણ આપણે પોતાને નથી જોતા બીજાના વાસના કેટલી છે બીજાને રસાવાદ કેટલો છે બીજાને ઊંઘવામાં કેટલું પેલું છે એ બીજાના સ્વભાવ દોષ વાસના અવગુણ એ આપણને બરાબર દેખાય છે પણ આપણે પોતાના આપણા દોષ સ્વભાવ દેખાતા નથી એટલે જ પ્રથમના વિશ્વમાં વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે જે પોતે પોતાને નથી જોતો એ તો મૂર્ખમાં પણ અતિ મૂર્ખ છે એ નિજ દર્શન ગુણાતીતાના અનુસ્વામી કે જેવા બીજાના દોષ જોવાની ચાડ છે એવા જો પોતાના દોષ ટાળવાની ચાડ હોય તો એક દોષ રહે નહીં અને જીવ ભ્રમરૂપ થઈ જાય પણ આપણે પોતાનું દર્શન તો ક્યારેય થતું જ નથી વિચારતા જ નહીં રામચરિત માનસમાં તુલસીદાસજી બહુ સરસ પ્રસંગ લખ્યો છે જીવનના અમુક સૂત્રો સમજવામાં તુલસીદાસજીએ રામચરિત માનસની અંદર જે નિરૂપણ કર્યું છે છાંટા છે મોતીઓ જે છાંટા છે ને બંદિજનો બિરદાવલીઓ ગાય છે કવિતા લલકારે છે છંદો લલકારે છે બિરદાવલીઓ ગાય છે રાજા મહારાજો આવ્યા છે ભેટ સોગાદ અર્પણ કરીને એ પણ એના યશો ગાય છે મહારાજ ધન્ય હો અવધપતિ ધન્ય હો દશરથજી મહારાજ ત્રણ કાળમાં તમારા જેવો કોઈ મહારાજ સમ્રાટ થયો નથી પેલા પણ કોઈ હતો નહીં આજે પણ કોઈ નથી ભવિષ્યમાં પણ કોઈ થશે નહી ત્રિલોક જેવો સમર્થ નથી દિગપાલો પણ તમારા હુકમ માને છે એવા આપ સમર્થ છો આવી વૃદ્ધાવલ્યો ગવાય છે દશરથજી મહારાજ રાજન ઉપર બેઠા તુલસીદાસજીએ લખ્યું બદન બિલોકી ભાર દરજી મહારાજે શું કર્યું કે સ્વભાવ પ્રમાણે અરીસો લીધો અરીસોલીને પોતાનું મોડું જોયું અને મુગટ ત્રાસો હોય તો સરખો કર્યો અરીસો મૂક્યો કેવી મોટી વાત આમ તમે જોવો ત્યાં બેઠી હોય અરીસા કાઢો આમ અને પછી બરાબર છે ને ટીલું વીલું બરાબર છે બરાબર છે હા હવે ફેસ જ ઉતરી ગયો છે એમાં હું હરખું થવાનું હોય પણ એ સારું લાગે એ તો નથી વિનય પણ શોભે પણ નહી પણ આવા દસરથજી મહારાજ રાજ કચેરીમાં આવી રીતે અરીસો લઈને પછી આમાં બધું ઠેકાણું કરે તૈયાર થઈને ઘરેથી આવવું જોઈએ અને તુલસીદાસજીને આવું લખવું હોય તો લખી શકે ને કે રાજમહેલમાં અરીસો લીધો રાજ મુકુટ કરેલી મુકુર કરેલી ના બદન વિલો કે મુકુટ સમકી ના રાજ મહેલમાં એ રીતે કહ્યું ત્યાં લખી શકે ત્યાં ન લખ્યો અને કચેરીમાં નાખ્યો એની પાછળનો મોટામાં મોટો નિજ દર્શન તમારો હુકમ માને છે ત્રિલોક ના દેવતાઓ પણ તમારી આમન્યા જાળવે છે ત્રિલોકમાં ત્રણ કાળમાં તમારા જેવો કોઈ નથી તો હું ખરેખર એવો છો આ નિજ દર્શન છે रामणनी लंकासो अरीसोज नहीं लंका मेता कोई बीजाने જેને બીજાના જ અવગુણ દેખાય એ આસુરી છે જેને પોતાના અવગુણ દેખાય એ દૈવી છે પોતાનું જોવું પોતાના સ્વરૂપ અને પાછું કેવું દસરજી મહારાજ નું રાજય સુભાય સુભાઈ એટલે સ્વાભાવિક પણ એના સ્વભાવ પ્રમાણે અરીસો લીધો મતલબ કે જે દેવી જીવો છે એનો સ્વભાવ જ એવો છે કે પોતાને જોવો સ્વભાવ જ છે તો પોતાનું સ્વરૂપ જોવું શું જોવું કે મને પંચ વિષયમાં કેટલી તૃષ્ણા છે હવે શબ્દસ્પર્શ રૂપરસગ જલ્દી નહીં પકડાય એટલે આપણે વાસનાના મુખ્ય મુખ્ય જે સ્થાન કેન્દ્ર છે ને એના ઉપર નજર ઠેરાવીએ शू तपासू भाई स्त्री में केसक्ति है पुत्र में केसक्ति है धन में केसक्ति है फैशन में के आसक्ति है रसासवाद में के आसक्ति है धंधा में केसक्ति है व्यवहार में केसक्ति है आ बदा केन्द्रों से मान सन्म्मान में के लिए आसक्ति है वाहवाह करा के आसक्ति है बस एने बराबर आस्थान छ તરત પકડાઈ જશે છતાં પણ વાસના આટલા આટલા આટલા બધા કેન્દ્રો છે એમાં છે કે નહીં તપાસવાનું સીધું સરળ સાધન છે કે જ્યાં આશક્તિ હોય ત્યાં આપણી ઇન્દ્રિયો મન તરત ખેંચાઈ જાય જેને સ્ત્રીમાં આસક્તિ હોય તો મનગમતી સ્ત્રી દેખાય એટલે તરત આમ ખીલો થઈ જાય આ આશક્તિ છે રસા ની આસક્તિ હોય તો ભોજનની સુગંધ આવે ત્યાં નાક લાંબુ લૂક ટૂંકું મંડે થવા એને ત્યાં ઇન્દ્રિયો ખેંચાઈ જાય છે अच्छा ज्या इंद्रिओ खे त्या मन खेचाय मन खेचाय तन एट शरीर जाए ज्या मन शरीर जाए त्या जाए आधु एक पाड़ एक पड़े अर्थ शू कि ज्या आसक्ति होद्रिओ अंत करण खेचाई जाए ज्या आसक्ति हो गए समय आप आसक्ति हो गय आपो नहीं आसक्ति हो गर्च करवो पड़े तो वो आगे थोड़ा विचार करे भगवान आसक्ति तो जगत में के लिए भगवान के जगत न व्यवहार में आप के समय आप भगवान ने अर्थे के समय आप हिस्ब लो ये सवार दस पंदर मिनिट पूजा थी થઈ ગયો હિસાબ અને એ પંદર મિનિટ પૂજા કરે એમાં દસ મિનિટ તો થાય ક્યાંય પાછી વાસ ના આવે પાંચ મિનિટમાં નફરફર માળા થાય એમાં દસ તો ફોન ઉપાડે મન રે છે કે નથી રેતું ભગવાન જાણે એ તો જાણી નથી શકતો આવી ભગવાન માટે સમય આપીએ છીએ સમય નથી એવું નથી પછી જો નથી સાંજે દર્શનમાં આવવાતું નથી આરતી માં અવાતું નથી નિયમ ચેષ્ટા થતી નથી કથા વાર્તા શ્રવણ થતું કે નથી ઘરે બેસીને કોઈ ગ્રંથનું વાંચન થતું હા ઘરે બેસીને ગમે થાક્યા ભાગ્યા તો ટીવી જોવાય છે સમાચાર જોવાય છે સિરિયલ જોવાય છે ક્રિકેટ જોવાય છે સમય નથી એવું છે પાંચ દસ ભેડા થઈને બધા હોય પરિવારના કે આડોસ પાડોશના મિત્રો ભાઈ તો અલગ મલકની વાતો કરતા કરતા તો રાત રૂમ ઝૂમ રૂમ ઝૂમ કરતી જાનની જેમ માલી જાય છે એ ભાઈ ને કઈ વાંધો જ નથી આવતો પણ એ બધા અલગ મલગ ની વાતો કરતા હોય ત્યાં તમે વચરામત કાઢો સ્વામિનારાયણ હરે સમ છે શ્રીજી મહારાજ ના વખત માં એ બધા મહારાજ કથા વંચાવે અને સંસ્કૃત ગ્રંથો ભાગવત ની બધું હોય કાઠી દરબારો બધા બેઠા હોય અને રાતનો સમય હોય કે દિવસનો હોય વંચાતું હોય જૂની પદ્ધતિ એવી હતી ને શ્લોક વંચાય અને એનો સીધું ટ્રાન્સલેશન વર્બલ ટ્રાન્સલેશન જ થાય વાતો પછી જેને અલગ કરનારા હોય વાતો કરનારા એ મહારાજને પછી જે કોમેન્ટ્રી કંઈક કરવું એ કરે પૈકી કથા વંચાય શ્લોક ગુજરાતી શ્લોક ગુજરાતી અને અધ્યાય પૂરો થાય ને ત્યાં એ નીચે ઈતિ શ્રીમદ ભાગવત પુરાણે આવે ને તો એ લાલ અક્ષરમાં લખ્યું હોય નીચે લીટા માર્યા હોય લાલ એટલે એ લાલ લાઈન દેખાય ને એટલે કાઠી દરબારો પછી બગાસ ખાય ને ઝોલા આવી જાય એટલે મહારાજ ખી જાય એ મારા કાઠાવ આવી સરસ કથા આવે છે ને મારા તમે ઝોલા ખાવ છો ઊંઘ આવે જાય ભણ્યું મહારાજ અમને ઊંઘ આવે નહી પણ ભણ્યું અમારો વાંક નથી ભટડો પોથી લાવતો છો ને પોથી માંથી હું નીકળતી છો ગુણાતીતાનંદ સ્વામી કોઈ જડે નઈ ને વાત કરી છે મેં આ વાત વાંચ્યું ને મેં તો માથામાં ત્રણ વાર તો પુસ્તક ડાયું ગુણાતી સ્વામી કે કોઈને કથામાં ઊંઘ આવે પૂજામાં ઊંઘ આવે માળા ફેરવતા ઊંઘ આવે પણ કોઈ રૂપિયા ગણતા ગણતા દાખલા છે આ ગજબ કરી નાખ્યો ક્યાંય જાણ્યો કે રૂપિયા ગણતા ગણતા કોઈ હુઈ ગયો એક દાખલો લવો શું એને જડે છે માળા ગણતા ગણતા તરત જ જાય લે ગૌમુખી આમ વહી જાય માળા વિચારા એમ કહ્યું કે એવી રીતે વિચાર કરવો પંચ વિષયનો તો તૃષ્ણા કેટલી છે એનો વિચાર કરો પણ એમ તપાસું મને ભગવાનમાં આસક્તિ છે એટલી જગતમાં છે કે વધતી ઓછી હવે આ તો અઘરું તો છે ને તપાસવું એ અઘરું છે પણ ભાઈઓ તમારી કૃપાથી અને શ્રીજીને સંતોની કૃપાથી મેં એક પેપર કાઢ્યું છે એ પેપરમાં દસ પ્રશ્નો છે દસે પ્રશ્નો ફરજિયાત છે એક પ્રશ્નના દસ માર્ક છે યસ અને નો જ કરવાનું છે હા કે ના એટલે આપણને ખબર પડી જશે કે આપણે ભગવાનમાં માં આશક્તિ કેટલી છે જગત માં આશક્તિ કેટલી છે પ્રશ્ન પહેલો ક્રિકેટ ચાલતી હોય વન તો આખો દિવસ ક્રિકેટ માટે ટીવી સામે દેહ જવાય છે ખાવાનું ભૂલી જવાય છે ખાવું હોય તો જોતા જોતા ફોર મારી આખો દિવસ જાય છે ને ટીવી સામે બેસીને સમય નીકળે છે કે નહીં હા આખો દિવસ ક્રિકેટ સામે ભલે રસ હોય તો પરંતુ ક્યારે એવો વિચાર આવ્યો કે જે હું આ રીતે આખો દિવસ કાઢી નાખું છું તો ચાલ આજ આખો દિવસ મારે ભગવાન ભજન કરવામાં કાઢવો છે વિચાર આવ્યો પ્રશ્ન પેલો સમય નીકળે છે બેસે છે પણ આવો વિચારે ઉઠો કાઢો તો નથી સમય વિચાર એવું થયો આમ એક દિવસ કાઢી નાખશે એક દિવસ ચાલો હવે ભજન જ કરવું છે પેલામાં નીકળે આમાં પણ વિચાર પણ નહી આવે ચાલો આખા દિવસ નું જવા થોડી ઘણો સમાચાર જોતા હો છો ક્યારેક ફિલ્મ જોવા જતા હોય છો ક્યારેક હરવા ફરવા જતા હો છો ક્યારેક બૈરા છોકરા સાથે પગ મોકળા કરવા જતા હોય છો તળાવની પાસે હરવા ફરવા જતા હો છો સમાચાર જોતા હોય છો એવું બધું કઈક કઈક તો જોતા છો તો એમાં સમય તો જતો જ હોય તો એવી રીતે અર્ધો ટક ત્રણ 4 કલાક 2 કલાક વીસ પચાસ માળા ફેરવવાનો પણ ક્યારેય એવો વિચાર આવે છે ચાલો આટલો સમય લીજર અવર કાઢીએ છીએ તો આમાં પણ કાઢીએ પ્રશ્ન બીજો વિદ્યાર્થી પરીક્ષા ટાણે આખી રાત પોણી રાત ખેંચી લે છે વેપારી વેપાર ટાણે સિઝનમાં ખેડૂત ખેડૂતની વાવણી ટાણ્યા સીઝન ટાણે દરજી એના સીઝન ટાણે રસોઈયા મોડી રાત ખેંચી લે છે એવી રીતે આપણને ક્યારે વિચાર આવ્યો આજ તો મોડી રાત બસ ભજન કરવામાં ખેચી લેવી છે ક્યારે વિચાર આવ્યો આજ તો બસ ભલે ત્રણ વાગી જાય મોડી રાત ખેંચી લેવી છે નકર અભ્યાસ તો છે જ મોડી રાત ખેંચવાનું ઓફિસ વર્કમાં નીકળી જાય છે બે નંબરના ચોપડા બનાવવા માટે આમાં એવો વિચાર પણ નથી આવતો મોડી રાત ખેંચી લઈએ પ્રશ્ન ત્રણ દીકરો માંદો હોય તો રાત્રે ઉઠી ઉઠીને તપાસાય છે કેમ છે બેટા સારું છે આવું છે રાત્રે ઉઠી ઉઠીને એમ ક્યારે રાતે ઉઠી ઉઠી ભજન કરવાનું સુજુ છે પ્રશ્ન ચોથો દુકાને ગયા હો ધંધામાં ગયા હો ગમે તેટલી ગરાગી હોય કે તમે તમારા જોબ વર્કમાં ડૂબેલા હોય તોય ક્રિકેટ નો રસ હોય તો વચ્ચે વચ્ચે સ્કોર જાણી લોજ જવા દેતા નથી અરે બાજુ એક મિનિટ મોબાઈલમાં જોઈ લે આમ લઈ જાય જોઈ લે ક્રિકેટમાં રસ નો જવાયજો તમે તરત એવા હોશિયાર વિદ્યાર્થી ઉલટી બંધ થઈ કે નહીં બંધ થયા નહીં પેટનો ગોળો બંધ થયો કે નહીં ખાધું કે નહીં પીધું કે નહીં જીવા કે નહીં વારે ફોન કરી પૂછાય છે ને એવી રીતે ધંધામાં વ્યવહારમાં આ સમય નીકળી જાય છે અને જોર પૂર્વક તડપ ઉપડે છે એવી એ ધંધાની પ્રવૃત્તિઓ વ્યવહાર પ્રવૃત્તિઓ કરતા કરતા એ ક્યારે વચ્ચે વચ્ચે પાંચ ભગવાનના નામ લેવાની તડપ ઉઠે છે પાંચ માનસિક પૂજા ટાઈમે ટાઈમે કરી લેવાની તડપ ઉઠે છે પ્રશ્ન પાંચમો રોજ તમે રાત્રે નવ વાગે દુકાન બંધ કરો છો પણ ક્યારેક ક્યારેક ગરાકી જામી જાય અને દુકાન બંધ કરતા કરતા દસ થઈ જાય પણ વાત વાતમાં કંટાળાનો તો જવા ઘેરાજ તો કામ થઈ ગયું મોડુંથી ઓનો અફસોસ છે નથી એવી રીતે ભજનમાં ગયા હોય કે સત્સંગમાં આવ્યા હોય ને અડધો કલાક મોડું થાય ભજનમાં બેસવા માં ક્યારે એમ થાય છે કે આજ તો કામ થઈ ગયું ડ્રાઈવિંગમાં જાઓ છો છેલ્લા સો માં દોઢ બે વાગે છૂટો ક્યારે કેમ ક્યારે કઈ નથી થતું કે બચરવાળા છો અહીંયા જ બચરવાળા આવે છે બધું પ્રશ્ન છે આ કે એમાં દુકાન મોડી થાય છે શોર્ટ ડ્રાઈવિંગમાં મોડો છૂટે છે તો એમ થાય છે જો ભાઈ હું જોતો નથી હો હું કોઈ દિવસીય બાબતનો રસોઈ પણ નથી પણ હું તમારા માટે પેપરમાં બધા મસાલા ગોતું છું કંટાળો આવે છે ના અને આમાં કોઈ દિવસ અર્ધો કલાક આ સત્સંગમાં બેઠો અધા કલાક ધૂન થઈ અરે દસ મિનિટ ધૂન લંબાઈ તો કાં ક્યા જલ્દી ચલતી પણ આમ નાયડું તૂટે એવું નથી થતું પ્રશ્ન છઠ્ઠો સરસ મને ડિલિશિયસ ડિશ આવી હોય રસગુલ્લા કે બટેટા વાળા સાથે ચટણી વોસ ને આંખમાંથી આનંદ છૂટતો હોય પેટમાંથી ટાઇક છૂટતી હોય એમ ભજન કરવા ભલે પાંચ માળા બેઠા હોય કરવા પણ મણકે મણકે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા રસ ઘૂંટડા આવે છે પ્રશ્ન સાતમો દીકરો પરદેશ ભણવા ગયો હોય કે ઘરવાળા લાંબા વખત જેવો આતુરતાથી ઉત્કટતાથી તન્મતાથી એકનેક લીટી દસ દસ વાર ઉથલાવી પૂથલાવી જે વાંચો છો વાંચીને પાછો ઓછી કે મૂકીને રાતે જાગીને પાછો વાંચો છો એવી રીતે ક્યારે શિક્ષા પત્રિક વચરામૃત વાંચ્યા છે બારગામ ગયા હોય ગયા હોય પાછા ફરો ત્યારે ઘરે આવવા માટે પગમાં જે ઉતાવળ હોય તત્પરતા હોય અને પરિવારના સભ્યોને જે બાથમાં ગાલી મળાય છે જે ઉલ્લાસ થાય છે જે ભાવ છલકાય છે અને તરભરાટ થાય છે એવો ક્યારેય ભાવ ઠાકોરજી મંદિર દર્શને જતા થયો છે પ્રશ્ન નવમો છોકરો ત્રીસ વર્ષ નો થઈ ગયો બત્રીસ વર્ષ નો થઈ ગયો સગાઈ થતી ન હોય કોઈ વળગતો ન હોય ત્યાં પાછો આવતો હોય લગ્ન માર્કેટમાં ભાવ ગગડી ગયો હોય અને જે તમારા છોકરા માટે તમને જે દિવસ ને રાત અકળામણ થાય રોવાનું આવી જાય નિશાસા ન ખાય એવી રીતે નાતો ન થાય તો ક્યારે અકળામણ થઈ છે પ્રશ્ન દસ મો અત્યારે તમે સત્સંગમાં બેઠા છો ઘરેથી કોઈ સમાચાર લઈને આવે કે ઘરે પેલા ભાઈ મળવા આવ્યા છે તમે આવી જાઓ કારણ કે એક ધંધાના ડીલિંગ વાત છે નિરાય તે વાંચી યસ ઓર નો બધી ખબર પડી જાય શ્રીજી મહારાજે તો એમ કહ્યું એક એક ઇન્દ્રિય નો તપાસ કે મારા आँखान के लिए दर्शन करनेाग्र थी जाएगा खिलो थी जाए कान भगवानी कथा सांभ रस अनुभवे ये गाम गबाटा नींदा कोथली आते बधु सा रस आसक्ति अनुभ एरोध करे तो खींच चढ़ी जाए पग भगवान ने दर्शन जे जो आनंद अनुभ जगतना दुकान में व्यवहार में एम जो आनंद अनुभ हाथ ए भगवान ने सतो न चरण स्पर्श करव आनंदव आनंद दीकरा दीकरी के परिवार है ये स्पर्श करू थे ओरी रीते तपास करो तपास करता करता महाराज कहे कि जो जगतनी वसना वो हो सरखी हो धीमे धीमे घटाड़ती जाएना घटाड़ती जवी हाँ घटाड़ती जारी है उपाय शू ए श्रीजी महाराजे पीछे उपाय बतायो श्रीजी महाराज के तरण बाबत साधवी पड़े तो वसना है ये घटे नाश थे टी जाए आत्मनिष्ठा जो बीजों पंचविषय नुच्छप समझव जगतना पंचविषय भोगविलास है तुच्छता जाइए समझवी जी तीजू भगवान अतिशय महात्म्य समझव जो जो आ त्रण थ गमे ते वज्रसारसना हो तो टलता टलता नाश थे जाए पहलू आत्मनिष्ठा આત્મનિષ્ઠા તો ભાઈ અઘરી છે લગભગ દરેક વચના મૃત માં આત્મનિષ્ઠાનું કઈક કઈક આવે છે આપણે દરવાર કોશિશ કરીને જુદી જુદી રીતે સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ એ તો પછી બહુ અઘરું હોય એ તો કઈ ઉપનિષદ કે વેદાંત લાવીએ તો તો પછી ટપો પડે સમજાય એવી વાત લાવવાની બહુ કઠણ વસ્તુ છે સમજાવવા વાળાને પોતાને સમજવામાં કઠણ છે અહીંયા આપણે આત્મનિષ્ઠા વિશે થોડું એ રીતે સમજ્યું અને બહુ જ કામનું હરિશ્ચંદ્ર મહારાજાનું નાટક ભજવાતું હોય અને મહારાજા હરિશ્ચંદ્રજી નો રાજ્યાભિષેક થતો હોય વાહ થતી હોય ને સુખ છલકાતું હોય થોડી બાજી પલટા ને વિશ્વામિત્ર ઋષિ આવે ને બધું જ રાજસાજ માગી લે અને પુત્ર રાહુલ અને તારા વેચાઈ જવું પડે અને મહારાજા હરિશ્ચંદ્ર ને પણ ભંગીને ત્યાં વેચાઈ જવું પડે સ્મશાનમાં દાણ જકાત કર ટેક્સ ઉઘરાવા માટે નોકરી કરવી પડે એમાં પુત્ર રાહુલનું મૃત્યુ થાય તારામતી સ્મશાને લઈ આવે રાતના સમયે અને જકાત આપવા માટે કાંઈ ન હોય ત્યારે પોતાનું વસ્ત્ર કાપીને આપવાની કોશિશ કરે એ વખતે જુએ છે તારા કોણ છે દીકરાનું મૃત્યુ છે પણ એ દીકરાના મૃત્યુ અને આવી આ પરિસ્થિતિ પોતાના પતિને ત્યાં રખેવાળી કરતો જોવે છે દાન આપવાનો પૈસો નથી એક વખતના મહારાણી ને મહારાજ અને સ્મશાનમાં દર્દના દ્રશ્ય અને તારામતી એ વખતે માથા પછાડી પછાડીને આક્રંદ કરતી હોય કે કાળજા થથરી જાય પણ ભાઈઓ ખરેખર તારામતીનું પાત્ર ભજવે છે એ અંદરથી દુઃખી હોય अंदर थी दुखी होने अंदर ऐसी खबर है फला फला व्यक्ति छु खबर आज रहस्य जगत नो मंच जन्मोार के वेश लीधा कारण पेला लोग हरिचंद्र न पूरा जोगीदास कुमानू आए તરત મહે તરત કીજુ જ આવે એટલે એ તો બધાને અંદરથી ખબર જ છે અને એ વખતે ગુલામ થયો ગાળો આપે તો ગાળો દુઃખી નથી થઈ જતો સલામ સલામત મહારાજા સલામ કરે તો એ અંદર ખુશ થતો નથી કારણ કે એને ખબર છે કે હું જીવલો છું અંદર એને પૂરી સજગતા છે હું કોણ છું અભિનય કરે છે ને આ જગતનું મોટું મંચ છે એવા અણુસ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ નિજ આનંદ સ્વરૂપ છીએ ચૈતન્ય સ્વરૂપ આત્મા છીએ પણ વેશ ભજવવા માટે કર્માનુસાર જગતના મંચ ઉપર આપણને રોલ મળ્યો છે પાત્ર ભજવા માટેનો એમાં ક્યારે કાગડા થયા છે કુતરા થયા છે ભૂંડ થયા છે ગધેડા થયા છે પક્ષી થયા છે પશુઓ થયા છે રાજા થયા છે દિવાન થયા છે નોકર થયા છે ચાકર થયા છે સ્ત્રી થયા છે બાળક થયા છે માતા પિતા થયા છે પુરુષ થયા છે બધા ભજવાજવતા ભજવતા એ નાટક પૂરું થાય બીજું બીજું એટલે ત્રીજું એમ અત્યારે પણ નાટક ભજવા માટે જ આવ્યા છે રોલ મળ્યો છે આમાં કોઈને સ્ત્રીનો મળ્યો છે કોઈને પુરુષ મળ્યો છે કોઈને સાધુનો મળ્યો છે કોઈને ગ્રહસ્થ મળ્યો છે કોઈને કાંઈ નથી મળ્યો એટલે મતલબ કઈ મળ્યું નથી આ રોલ છે કોઈ ડોક્ટર નો રોલ ભજવે છે કોઈ વકીલ નો ભજવે છે કોઈ એન્જિનિયર નો ભજવે છે બધા પાત્રો જ ભજવે છે અંદર જે છે ને એ આ વેશ બદલી રાખે છે પણ ખાટલે મોટી ખોટ અને કઠણાઈ કે આપણે ભૂલી ગયા છીએ હું કોણ છું પેલી તારામાંથી દુઃખી નથી થતી હરિશ્ચંદ્ર દુઃખી નથી થતો કારણ કે એને ખબર છે હું કોણ છું આપણે હરિશ્ચંદ્ર ભૂલી ગયા કે આપણે કોણ છીએ આપણે કોણ છીએ એ ભૂલી અને જયારે ભૂલી જાય ત્યારે તારાજી થાય અનર્થ થઈ જાય એકવાર આવું જ હરિશ્ચંદ્ર નાટક ભજવાતું હતું ને એમાં તારામતી રડવા માંડી રાહુલનું મૃત્યુ થયું સમાચાર સાંભળ્યા ખરેખર કોણ જાણે એવું કાંઈક તાદાદ ન થઈ ગયું તો એ તારામતી સ્ટેજ ઉપર જ મરી ગઈ આ અનર્થ થઈ ગયો કેમ એ ભૂલી ગઈ હું કોણ છું એ ભૂલી ગઈ એમ આપણે ખરેખર ભૂલી ગયા છીએ હું કોણ છું એટલે આ બધો અનર્થ છે હવે જે પાત્રો આવ્યા છે એને બધાને પોતાના માનીને ગળે વળગાડીને ફરીએ છીએ અને પછી રડીએ છીએ એના રાહુલ ને તારા મતી બાકી તો બધું ભાવ ખોટું છે હકીકતમાં કે આ કંઈ છોકરા સમજાવવાની વાત તો છે જ નહીં પણ હવે કેટલું સજ્જડ થઈ ગયું એટલે મહારાજ એ પ્રથમના ચુમ્માલીસમાં કે દરજીને ત્યાં ડગલો શિવાડ્યો હોય ને એ કોઈ શિવાડીને પહેરે પછી એમ કે દરજી મારો બાપ છે ને દર્જન મારી મા છે તેને મહામૂર્ખ કહેવાય એમ આ શરીર રૂપી ડગલો છે એ ક્યારેક બ્રાહ્મણ અને બ્રાહ્મણી થકી મળે ક્યારેક બીજી જ્ઞાતિઓ થકી ઊંચ નીચમાં પ્રાપ્ત થાય પણ એ બધા ડગલા છે પણ એ ડગલો દેહરૂપી પહેરી પછી એમ કહે કે હું દેહ છું અને આ બધા સંબંધીઓ પશુ જેવો જાણો મૂર્ખ જાણો આ તો ભગવાન પોતે કે છે ચાલો આપણે બીજું એમ ન થતું કે આવું થોડું હોય આવું થોડું આવો વેશ હોય કઈ હકીકત છે હકીકત જ જયારે મરી જાય ત્યારે ક્યાં કોઈ ભેડું આવે બેઠો હતો કે મરી જાવ તો તમને શું થાય હું ગાંડો થઈ જાઉં હે ગાંડા થઈ જાઉં હા તો તમે બીજું લગ્ન નહી કરો ને તો કે ગાંડા નું કઈ નક્કી નહીં હું કોણ છું એ સાથે જ એને થઈ જાય છે આ તો એક અત્યારે હમણાં યંગ પૂરો થશે ને એટલે આપણે આમ આ લોકો આમ પછી ન્યા આવેલા રામ રડતા હોય અને હનુમાનજી આવી કે મહારાજ શું આંસુ પાડો છો સીતાજી ની ખોજ કરો હનુમાન સીતાની ખોજ કરો અભી આયા મહારાજ કરીને પાછળ મહારાજ તું ક્યુ રોતે હોતાજી કઈ ભી નહી ગઈ પીછે બેઠી બેઠીયા ખાતી જે સમય આપણને એમ થાય કે આ બધું જ વેશભૂજા છે ભાઈ અને હકીકત છે ભલે હાલો હું ગુરુકુળમાં રહું છું પણ હું ગુજરી જાઉં પછી આનંદ મારે કઈ સંબંધ છે વાત પૂરી થઈ ગઈ નકામાં બાજીએ છીએ કરોડોના બિલ્ડિંગ હોય કે લાખો ના બિલ્ડિંગ હોય ગમે તે હોય તમારું હોય કે અમારું હોય જાય બધું પૂરું થઈ ગયું શાસ્ત્રીજી મહારાજ વ્યાઈ ગયા પુરાયણ સામે વ્યાઈ ગયા જોગી સામે વ્યા જાય છે પણ આપણે હું કોણ છું ઈ કરીને જે કર્યું એટલું જ્યારે આવે બાકી બધું વેશભૂજા છે એક બે જેવી વાત છે પણ અંદરથી સમજાતું નથી એટલે તારા મતીની જેમ દુખી થાય છે અને મરી જવા જેવા થઈ છે જેને સમજાય નિષ્કુળાનંદ સ્વામી કે મે હું આદિ અના તો સરવે ઉપાધિ તમે એમ કે છો સાધુ નો વેશ ઉતારી નાખો ને ઘરે આવો તમારા છોકરા છે તમારા બૈરા છે આટલા કુટુંબ કબીલા છે આ બધો પરિવાર છે કોણ સંભાળ ભાઈ મેં મેરા કુલ સંભારા પીટ ગઈ સબ ઉપાધિ આગે તપસી આગળમાં હેતરી તરત જ ખબર પડી જાય એમાં ઘણા દીકરા લેણિયાત આવ્યા હોય ખબર પડી જાય કે ઓ બાપા તો માંગણા વાળો છે ગળું દબાઈ ગયો રાતે ખબર નથી એટલે આરતી ઉતરે છે એ જે સમજી જવું કે હું કોણ છું તો થાય જળભર ચક્રવર્તી સમ્રાટ બાપના ભગવાન કેવું ભજન એમાં હરણ પ્રેમ થયો ને મારી મૃત્યુ થયું ને હરણ થયા ક્યાંથી ક્યાં પટકાયા પણ એને અંદર તરત સાધના બળ છે ને અંદરથી આત્મ તત્વ બરાબર જાણે છે ઓહો ક્યાં હતો અને ક્યાં આવ્યો જો હવે એને ક્યાંય પ્રેમ નથી થતો એને ખબર જ પડે પડદો બદલી ગયો એના એ પાછા બ્રાહ્મણ થયા અને જળભર નથી ખબર છે હું તો કોઈ બીજો ક્યાં હતો અને ક્યાં ફરું છું એમાં આપણને જો સમજાય કે આપણે કોણ છીએ તો આ બધી જ વાસનાઓ બધી જ સંબંધીઓની સાથેની એટેચમેન્ટ વિષયો ભોગની લલુપતા બધું જ ખતમ થઈ જવાનું સાચું છે ખોટું પણ હવે એટલે જગતના વિષયો જગતના ભોગવિલાસ છે એની તુચ્છતા સમજવી ભરવાડ ની વાત છે ને એ કયા વગર રેવાતું નથી પડ્યું એવી અદભુત છે જેને રચના કરી છે આ વાર્તાની એને તો લાખ લાખ ની કોટી કોટી પ્રણામ કરવાનું મન થાય ચાલો બીજો ભરવાડ બકરા ચરાવે અને આખો દિવસે ગાડીડા રાખે એની ઘરવાળી છે એ બધું દૂધ ને બધું વેચવા માટે માથે ભરી ભરી બાજુના શેરમાં વેચી આવે પછી ત્યાંથી પાછી વળે ત્યારે છોકરાઓ માટે ક્યારેક પાંડા લેતી આવે ક્યારેક ગાંઠિયા લેતી આવે ક્યારેક એવું લેતી આવે અને છોકરાઓ એ પછી થોડું થોડું ખાઈ લે આવે બીજલો તો બકરા ચારતો મોડો સાંજે આવે ત્યાં બધું સાફ થઈ ગયું હોય પાડોશી બધા ભરવાડો નઈ એટલે બીજલ ને કીધું કે બીજલા તો કે હરો અરે બીજલ હા હા તું ત્યાં ગડરિયા વાહે આમ ધૂળ ખા ટેફા ખા તડકો ખા ટાઈ પણ આ ખાય છે ગદરિયાનું દૂધ હુખડું કોઈ દીધું દીધું તો દીધું નથી એ રોજ હેરના હુખડા લઈ આવે છે એ છોકરા ને માં બધા જઈને બટડી જાય છે કોઈ ધ્યાન રાખતો જ રાખવું ધ્યાન બીજલ થઈ ગયો તૈયાર લેતી હોય ને એ ભૂલી ગઈ હાલ શેર ની બહાર આવી ગઈ ને હાલતી થઈ ગઈ ત્યારે એને થઈ ગયો કરે છોકરા હટું તો ભૂલી ગઈ છોકરા ને હેવાય થઈ ગયા હોય ને પછી બાપા મામી મમ્મી હેવાય થઈ ગયા હોય એટલે કે એ મારા નહીં હવે મને વેન કર્યા વગર મૂકશે નહીં છોડશે નહીં એટલે વળી પાછી જઈને છેલ્લી દુકાને કંઈક તપાસ કરાવી કઈ હોય તો કાંઈ નહોતું તો છેલ્લી બાકી માટલાના ડબ્બાના એવા ગોળ પેલા માટલા જ આવતા એ માટલાનો ગોળ છેલી બાકી એ સો દોઢસો ગ્રામ જેવો લઈ લીધો નાખવાનો તો પેંડાના પતાસા હોય ને એ તો હાડલાને છેડે બાંધી દેતા પણ ગોળ થોડો બંધાય માટલાનો રબડીયો ગોળ ઢીલો એટલે એને પેલા દૂધની જે બોઘડું હોય ને મોટું એમાં ગોળ નાખ્યો હવે એમાં થોડું થોડું દૂધ હાલી જાય એટલે હલે ઉપર ગરમી પાછો ઢીલો ગોળ એ રાબડું થયું અને એમાં હાલ્યા જતા તો એમાં રસ્તામાં ઊંટિયા લાદ કર્યા અને એ જમાના માં લાદી એટલે ગાય સિસ્ટમ અને ગાય કરવામાં જે ગોરમતું હોય ને એની અંદર આ ઊંટિયાની એવી લાયદ નાખો ને તો એ જે ગાય થાય ને એ સોલિડ થાય તમારે ઉખડે નઈ એવું પકડી રાખે એટલે બૈરાઓ ને ગધેડા ને ઘોડા ની ને ઉટિયાની તે વખતે બઉ નજર રહેતી જામો કામ થાય એ ઓલી ઊંટિયા ની લાયટ એટલે બી મન ગળી ગયું ક્યારેક ક્યારેક ઊંટિયા નીકળે બાજુ એટલે એને થઈ ગયું કે બસ આ પાચીકા વીણી લીધા જેવા છે એટલે એ બધું વીણી વીણી નાખવું ક્યાં એ નાખ્યું ભૂલી ગઈ કારણ કે દર વખતે હાડે બાંધીધ્યું હોય આ વખતે ભૂલી ગીધી ભરે ઊંટિયા ના લીંડોરા નાના નાના હોય એકદમ ફેક્ટરીમાં નીકળેલા બી બાજુ એ બધું નાખ્યું એમાં ઘરે આવી પણ હલતા જાય ને એટલે ઓલો ગોળ ને ઓલા લીંડોરા એ બધા હલે ગુલાબ જાંબુ થઈ ગયા ચાસણી ચડી ને એવા સરસ મજા ગુલાબ જાંબુ હેરી ની માલિક ઊંટિયા ના અસલ ગુલાબ જાંબુ ની સાઈઝ ને ગોળ ચડી ગયો દૂધ ને એ ઘરે આવી અહીંયા શું થયું બીજલ થઈ ગયું કે આજે ત્યાંથી આવે ને એની પહેલા જ પોંચી જાઉં એટલે ઈ વહેલા બકરા લઈને આવી ગયો બકરાને વહેલા વાડામાં પૂરી લાકડી ડીંગો લઈને રાઘ જોઈને જ અને ઓલી ભાઈ આવીને ઓસરી કોરે એ ઓલું બઘોડું મૂક્યું ન મૂક્યું ચંપલ કાઢીને આગી જાય ત્યાં તો બીજલો આખું દેગડું ઉભાડીને વાડામાં મેલ ભાજો ના ખાટલો ઢાળી લઈ અને હેરનું હુખડું ખાવા મહી ખાવા જ મીંડ્યો અને એના જે ભાઈબંધ હતા ને એ પાસે આવીનેટ આમ સારું છે પણ ડુરા બહુ વળે છે હે બાપા આ જેને દ્રષ્ટાંત ગોઠ્યું ને એને એમ કીધું છે કે સંસાર સુખ આવું છે લાગે થોડું ગળહટું પણ ડચુરા બહુ વળે તમને જ કોઈને ભેજામાંથી જઈને કાઢ્યું ને કઉ ને સલામો આના જેવો તો મને એક હાથ ના આવ્યું મેં કીધું આ એપ્રોપ્રિયટ છે બસ આવું સંસારનું સુખ છે બસ ગળચું લાગે ને પછી એવા ડચુરા વળે આવો સીધી સીધી વાત કરો ચાલો જો તમે શ્રીખંડ ખાઓ રસપુરી ખાઓ રસગુલ્લા ખાઓ ગુલાબજામુ ખાઓ જલેબી ખાઓ મેવા મીઠાઈ ખાઉ ફરસાણ ખાઓ કેવું સારું સારું લાગે પણ પછી રોગ થાય ત પછી હાર્ટી લો થાય અત્યારે પણ એ બધું ખાતા પછી આ કેન્સર થઈ જાય પછી કેવું તો સુખ કેટલું અને દુઃખ કેટલું સુખ આટલું મગજ એટલું અને દુઃખ ગિરનાર પર્વતના સુખની પછી જેલમાં સબળે આજીવતની કેદ થાય કોઈ રીતે નીકળાય નહીં એ ભાઈ ક્ષણિકનું સુખ ને દુઃખ કેટલું કયો છે આ હેરનું હુખડું છે સંસાર માત્ર સુખ સુગર કોટેડ છે અંદર થી ડચુરા ભર્યા છે કોઈ પણ જગતનું સાધુ હોય એની રીતે કેમ વ્યસનોને કેન્સર થાય પછી જીવી શકે મરી શકે નહીં અને ભોગ જે બહુ માલ મલિદા ખાધા પછી એક પછી પ્રોબ્લેમ શરીરમાં નીકળવા માંડે ઓ એ જમપુરીથી ઓછા ન હોય બહુ દુઃખ છે ગુણાતીતાના અનસાન સોરઠ વંથલી કે ત્યાં કોઈ વાડીએ ના વાગ્યા ખેડૂતની વાડીની બાજુમાં તમને ખબર છે ને ખેડૂત લોકો ઘણીવાર વાડીની બાજુ બાજુ જ મરચાં રીંગણેના ક્યારા વાવે બપોરે ભાત એટલે ટિફિન જે આવે ને ત્યાં જ ખોલી અને સીધા કૂણા મરચાં તોડતા જાય રોટલાને શાકને છાશે ખાતા જાય એના જેવો મજો નહીં એને ટેફાનું ગોઠવણી ઢીચણીઓ મૂકીને એટલા મરચા ખૂણાપણા સરસ હતા ને તો ગુણા તોડી લીધા ને પછી હરકા કરીને ખેડૂત છોકરો હતો ને હરિભગત નો છોકરો નાનો પાંચેક વર્ષ નો પ્રસાદી આપું સામે રોજ પ્રસાદી કઈક આપતા હોય મરચાની પ્રસાદી આપી છોકરા એમ કે સ્વામી આપી પ્રસાદી સારી જ મીઠી મીઠી ખાધી લે પેલા એ લઈને એને મરચું ભચકાવ્યું એ અડ્યું અને પછી કાળી બળતરા ગમે પેલો સમજાવે છાનો રે નહીં સ્વામી બીજી વાર છોકરા ને કીધું પર સ્વામી કે સંતો હરિભક્તો જો આવું છે સંસાર ના જો યથાર્થ સ્વરૂપ ઓળખાય જાય તો કોઈ રીતે ભોગવી ન શકાય આની જેમ જો ઓળખાઈ જવા જોઈએ તો પછી મરચાની જેમ મોઢમ ગાલે જ નહીં પણ ઓળખાય જવા જોઈએ ઓળખાતા નથી એટલે બધા ચાલ્યા જાય છે કારણ કે જાય બકરી પછી ડબ્બે પૂરી દે અને ટુરિસ્ટ ને દેખાડવા બકરી ને ઉપાડે એને હું તમારો ગુનો કર્યો અને બકરીને ઘાસ દેખાડે ભાવ હાલી જાય મરવાનું ધંધા લગ્ન થઈ ગયા તા અને કન્યા વિદાય નો પ્રસંગ હતો તો બધા આવતા હોય એક ભાઈ એનો નારી એનો પાંચ છ વર્ષનો છોકરો જોતા છે કન્યા તો રડે રડે રડે એટલે છોકરા એ બાપાને પૂછ્યું હે બાપા આ બેન શું કામ રડે છે તો કઈ માવતર નું ઘર મૂકીને કાયમ માટે પારકે ઘરે જાય છે ને દીકરા એટલે રડે તો એ બેન રડે છે તો બાજુમાં એનો સાફા બેઠો છે એ કેમ નથી રોતો એ હવે કાલ રડવાનું શરૂ કરશે આને એક જ દિવસ રડીને સાનું રહી જવાનું ઓલા ને કાલ શરૂ થશે બાપા ને એક બાપા કેટલા બાપા જ્યારે છોકરા છે જો કોઈ એક સારો છોકરો આપે ને ભલે બાડો બોબડો તો ચારે દઈ દેવા છે કે આમાં અદલા બદલી આલે છે વાલીડા ચારે દઈ દેવા દે તારું આ રાખે કોણ ખબર છે ને સંતો એક દ્રષ્ટાંત આપે છે એટલે વાંદરા પકડવા માટે ખબર છે એ વાંદરા હાથમાં ન આવે માંકડા પકડવા હોય ને વાંદરા પછી ડાળીયા બહુ ભાવે એટલે એક નાનો મોટો ભંભો લઈ આવે અને એનું મોઢું હાવ અતિ હાકડું રાખે અતિ હાથ જ ન ઘરે માંડ માંડ કરે એવો એમાં ઓલો જાડવા ઉપર વાંદરા બેઠા હોય ને એમ દેખતા એમાં ચણા નાખે અને ઓયલો છેટે બે જાય એ ચણા જોવે એટલે વાંદરો રહી ન શકે હોય તો મારી તર મુઠ્ઠી ચણા વાંદરો હું બધ ને આવેલા ગોળામાં હાથ ગાલે પણ જોર કરી ગાલે ડાળીયા ની મુઠી વાળે હવે ગયો હોય ત્યારે જોર કરીને કાઢે તો નીકળી જાય પણ મુઠી મુકાય નહી ને નહી હાથ તો નીકળી જાય પણ એક તો માંડ માંડી ગયો તો ને એમાં પાછી વડે ની મુઠી વાળી આવ્યો છે બાંધે છે મારી નાખે છે પણ તોય ઓયલા ડાળિયાની મુઠી મૂકાતી નથી જે મૂકી તે ડાળીયા બી જાય નહી રાત નીકળી જાય અને ઓયલો એનો ડાળિયો નાખી પછી જંબુરિયા જિંદગી ભર નચાવે જંબુરિયા સલામ આખી જિંદગી પછી વનનો નતર કેવો પંખીડો થઈને ફરતો હોય નાચવાનું ઓહો આના કરતા આપઘાત કરી જવાનું થયું છે માંથી એક મુઠી ચણા ડાળિયા આ પંચ વિષય જેટલો ચણા ના જીવ હાથ ગાલે છે બધે વિષયોમાં ને પછી જન્મ જન્મ ના ઓહો એક વાત મને યાદ આવી ગઈ એક મને છોકરો જુવાન જો મને કહેતો મને કે સામી મેં દ્રશ્ય જોયું છે ને એ હજી મને ભૂલાતું નથી મને કે હું ખેતર બેતર હતો તેમાં એક બે માણસો હતા બેઠા હતા તો ભૂંડ રખડતો તો એને એને પકડવું છે પણ હવે પકડાય નહીં કોઈ રીતે પણ એમાં પછી એ લોકોએ બે ત્રણ ઘઉં રોટલી લઈ આવ્યા અને ભૂંડ ગમે એમ કરીને આવામ કરીને લંચ એટલે ઘઉં રોટલીની સુગંધ આવીને એટલે ભૂંડ આવ્યું અને આવ્યું એટલે જેવું આમ રોટલી ખાવાની એને પાલતુ જેવું લાગ્યું પેલા ને કે આ તમને ખવડાવે છે એમાં એ લોકો એનો પગ બાંધી દીધો ગળિયા ફાંસો નાખી દીધો પછી તો ભૂલને ખબર પડી ગઈ કે માર્યા એ પછી સામે એના બે પાછલા પગે લોખંડની સાકળ બાંધી ઓહો અને ભૂણને ઢસડી એક ઝાડની નીચલી ડાળીએ ઊંધું લટકાયું અને ભૂંડે કાળી ચીસો પાડે છે ઓહો એ લોખંડ ની સાકળી બે પાછલા પગમાં ઊંધે મસ્તક લટકાય અધુરામાં પૂરું હું તેમ બાંધી રાખ છે પણ ના ના ત્યાં તો એ આવળિયા બાવળિયા ને કચરા કરગઠિયા શેરડીના વાડની આગળ પેલી હાઠીઓ એવું બધું લઈ આવ્યા હેઠે લાખે અને તાપ કર્યો અને પાટ પાટ ચીસો નાખતા ડપ ડબ પડી ગઈ જીભ નીકળી ચીસો પાડતા પાડતા મરી ગયું અમે હું જયારે સાંભળે છે ત્યારે જમી નથી શકતો મને રાત્રે સપનામાં આવે છે મેં જે કાળી ચીસો જોઈ છે બે રોટલીના સુખ આ સંસારના કોઈ પણ પ્રકારના ભોગવિલાસના સુખ પાપ માર્ગે કરેલા જે હોય તે પછી દ્રવ્યની પાછળ પાપ કરો સ્ત્રીની પાછળ પાપ કરો મિલકત માટે પાપ કરો મો માટે પાપ કરો બે રોટલીનું સુખ અને લખચોરાસી ગર્ભવાસ અનંતતનાઓ એનો કોઈ હિસાબ એવું પૂછ પણ જો સમજાય જાય કે સુખ થોડું છે એ વંશ પરંપરાગત ભોગવવી પડે એ છોકરા પછી કોઈ હખે ના જીવે પણ મળે ત્યારે મીઠું લાગે પછી જે દુઃખ છે એ સંસારની તુચ્છતા છે કોઈ પણ ભોગ વિલાસ ये जो समझाई जाए तो कोई संसार विषय में आसक्ति सके नहीं तीज बाबत भगवान नो अतिशय महात्म समझे भगवान नो महिमा समझाई तो आ संसार न सुख वासनाओ पंच विषय में उड़ी जाए बहुत सीधु साधु भाई राम जठिया जी साइकिल लरते मरसीज गाड़ी फेरव कोई आपे तो साइकिल घाक कर એક જો વાત સાયકલ આપે તો સાયકલ નોટલો ખાલી હોય એ વખતે એને શિખંડ પુરીની કોઈ થાળી આપે તો રોટલાનો ઘા કરી દે તરફ થયો હોય ને ઉનાળાનો તાપો હોય વગડે રખડતો હોય પાણી મળતું ના હોય એમાં એક ગ્લાસ જેટલું પાણી મળે પણ એ ગરમ પાણી મળે એ વખતે એને કોઈ લીંબુ ના શરબતનો આખો મીઠો સરસ મજાનો ઠંડા શરબતનો જગ આપે તો પેલા પાણીના ગ્લાસનો ઘા કરી દે હાથમાં દસ કિલો સોનું હોય પણ એના હાથમાં કોઈ પારસમણી થમાવી દે તો દસ કિલા સોનાનો ઘા કરી દે કારણ કે પારસમણીમાં હજારો ટન સોનું થઈ શકે છે એમ ભગવાનનો જેવો સુખનો મહિમા છે એવો જો સમજાય તો સંસારના સુખનો ઘા કરી દેતા વાર લાગે લે પણ એ સુખમાં નજર પડવી બહુ કઠણ આપણે આ ભારત દેશમાં જીવીએ છીએ હવે સારું છે પણ એ તો તમને ખબર આપણા કરતા અમેરિકાની ત્યાં સુખ સુવિધા સગવડ સારી છે એના રસ્તા એની સગવડતા એની બધી કાર્ય એ તમે જોવ એક્ટિવિટી આ બધી ગજબ છે કેમ પ્રેમજીભાઈ હવે ત્યાં કોઈ જાય તો કેટલું તો હે અને આ તો એવા રસ્તા ને એવી ગાડીઓ ને બેંકમાં જાય તો આમ ને પોસ્ટ ઓફિસ આમ ને ફલાણા જાય તો આમ ને સરકાર સીધું સૂત્ર આયલું જાય હજુ એવું અને ખાવા પીવાનું સ્વર્ગ જ અમેરિકામાં તમે જોવો જે દેશની વસ્તુ માગો ય મળે મને કલ્પ વૃક્ષ શું કહેવાય આને કલ્પ વૃક્ષ કહેવાય જે દેશનું તમે ત્યાંથી સ્વરૂપે અમે ઇન્ડિયાનો બાજરો આપો રહ્યો દળેલો તૈયાર આ રહ્યો રાજાક્રાણ લોટ આવો એકાદશી આયો લોટ અરે અમારે વાસણ સાફ કરવા માટે ગલકાની જાળીની ટેવ છે એ રહ્યા ગલકા લઈ જાઓ જાળી ગલકા વાસણ સાફ કરવા માગો મળે કલ્પ વૃક્ષ આને શું કેવાય જો કેવું શું ક્યાં જાવ દૂધ લેવા જાવ તોય ગાડી લઈને જવાનું કઈ ખરીદો નહી પણ શોપિંગ સેન્ટર માં જાઓ તો અધર ચડી જાય છે કેટલા ગણી વધારે છે કે પૃથ્વીના સુખ કરતા કરોડ ગણું સુખ ઇન્દ્રાદિક ને બ્રહ્માદિક દેવતાઓ છે હવે એ ઈન્દ્રાદિક બ્રહ્માદિક નું ખરેખર સુખ જ છે ને એને તો કોઈ દી પેટમાં દુખે નહીં એવું હરો હરો આવે જબરુજ છે છતાંય એવું સુખ ભગવાન ના સુખ આગળ ઇન્દ્ર બ્રહ્માદિક નું સુખ સરતાળા નો રાકો હાથમાં ઠીકરું લઈ ભીખ માંગતો હોય અને ગટરને ઠેકાણે બેઠો બેઠો એ હુક્કો રોટલો ભીખમાં મળેલો ખાતો હોય એ જેવું હલકું ગણાય એવું પરાતર પુરુષોત્તમ નારાયણના સુખની આગળ ઇન્દ્રા બ્રહ્માદિકનું સુખ ફળતાળાના રાકા જેવું છે ભગવાનનું સુખ કેવું છે આ મહિમા સમજવાની વાત છે હવે ઈન્દ્રા બ્રહ્માદિક દેવતાઓનું સુખ સરતાળાના રાંકા જેવો હોય તો આપણું ક્યાં ગયું ક્યાં પોી ગયું બોલો જેમ ગટર નો કીડો ગટર ની અંદર દ્રષ્ટિ પોચી જાય તો આ સંસારના સુખ દ્રષ્ટિ ઉડી જાય કોઈ રાજા હોય ને પોતાના નોકર ચાકર સાત માલ હવેલીઓના મકાનો રહેવા માટે આપ્યા હોય રાજાના પોતાના મહેલ કેટલી સમૃદ્ધિ હોય તો આ ઇન્દ્રાદી દેવતાઓ કે પૃથ્વી લોકના કે સપ્ત લોકના કે ચૌદ લોકના જે સુખ છે વૈભવ છે ભગવાન પુરુષોત્તમ નારાયણે સર્જા છે તો એ સર્જનારના પોતાના ત્યાં કેટલું સુખ હશે એવી જો દ્રષ્ટિ આવી જાય તો આ લોકના સુખમાંથી વૈભવમાંથી વિષયોમાંથી દેહના સંબંધીઓ બધામાંથી આસકિત તૂટી અહીંથી એને મન ઉખડી જાય પણ આ મહિમા છે ને એ થોડો અઘરો પડે છે ને સમજાય નજરમાં ન આવે થોડું થોડું અજામિલ કેવો પાપી બ્રાહ્મણ હતો પોતાની પત્નીને કાઢી મૂકી ભૈશાને ઘરમાં બેસાડી મા બાપ તગડી મૂક્યા કસાઈનું કામ કરવા માંડ્યો માંસાહાર કરવા માંડ્યો દારૂ પાન કરવા માંડ્યો અનંત પાપો કર્યા પણ સાધુના વચને એમ છોકરા વરાહે પણ એને નારાયણ બોલ્યો તો સાધુના વચને ભગવાનના પાર્ષદો આવી મોતના અને યમપુરી ના ઉગારી લીધો એક નારાયણનું નામ હે સાચે ભાવ થી શ્રીજી મહારાજ પ્રથમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે તો એને કેટલું થાય એનું સુખ ક્યાં જાય ભુજમાં અક્ષરજી અંદાજી સામી ભુજની મંદિરની વાડી નાહવા જાય સંતોષ સાથે ત્યાં એક બળદ વાડી ની બાજુમાં બંધાયેલા હોય એમાંથી પડખે નો બળદ જરાકનો નહીં હોય એટલે સ્વામી નાવ નાવ આવ્યા હોય તો એ બળદ ને માથે હાથ ફેરવે ક્યારેક કઈક લીલું ઘાછા વાડી બહિરભૂમી ગયા હોય તણ લેતા આવે તો બળદ ને ખવડાવે તો બળદ ને સ્વામી રોજ કઈક કઈક ખવડાવે તો બળદ આવ્યો એટલે હાથ ફેરવે બીજા મકાણો હોય પાસે ન જવાય ને કારણ કે લગભગ કૂતરા છે બળદ છે એ બધા યુનિફોર્મ ના વિરોધી છે એટલે બળદ ને ધીમે ધીમે હેજ થઈ ગયું પછી તો સ્વામી ક્યારેક ક્યારેક કોઈ લાડુ લેતા આવે કોઈ ગોળનો કાંકરો લેતા આવે અને પેલા બળદને મોઢામાં દઈએ પણ પછી એવું હેત થઈ ગયું કે સ્વામી આવે જોઈ દર્શન કરી રાખે સ્વામી નાતા હોય દર્શન કરી રાખે સ્વામી આમ વાડીમાં જાય દર્શન કરે છે બહાર નીકળી જાય તો એ બળદ આમ કાન રાખી અને દર્શન કરે છે પશુ નહીઓની જોજો એમ કરતા કરતા અક્ષર જીવનદાસી સ્વામી ધામમાં ગયા દેહ મૂકી દીધો અગ્નિસંસ્કાર માટે એમના લાકડા લઈ જવાના હતા એ એકાએ આ બળદને જોડ્યો બધાને ખબર કે આને હેતવાળો છે એ એકાને જોડ્યો પણ એને પેલું શરીર લાકડા ગોઠવા સ્વામીનું જોયું અને બળદને થઈ ગયું કે મારો સાધુ ભયું ગયો ખલા બળદની આંખ માંથી ચોધા પાછા લઈ આવ્યા પડે ન પાણી પીએ ન ઘાસ ચારો બનેલી ભાઈ વાત ચારે એ દિશામાં જોયા કરે અક્ષરજીને ગોતી રાખે ભૂયું તેરમા નો દિવસ થયો અને બધા લોકો પાર્સોદામ વાડીમાં કઈ છે કામ કરતા છે બળદ તો પછી ખાતો નહોતો પીતો નતો તો એકદમ હેઠો બેસી ગયો શક્તિ એમાં આવેલા લોકો તેરમાન દિવસે માં કામ કરતા અચાનક પ્રકાશ થયો એટલે કે આ શું છું વીજળી ના જોયું ત્યાં બળદ પાસે પ્રકાશ થયો એકદમ દોડીને આવ્યા ત્યાં તો શ્રીજી મહારાજ અને અક્ષરજીવન દાજી સામે સાધુ આવીને પેલા બળદને ધામમાં તેડી ગયા એક બળદે સાધુમાં પશુની યોની સાધુમાં હેત કર્યું ભવ ગયો માણસનો દેહ અને સાધુમાં અને ભગવાન પુરુષોત્તમ નારાયણમાં હેત થાય તો આપણું કેટલું પ્રાપ્ત થાય કેટલો હિસાબ મૂકી શકાય પણ જે ભેજામાં ઉતરે તો છે ને ભાઈ નહીતર ફરીથી જો ગુણાતીતાનંદ સ્વામીની વાત કહું છું ગુણાતીતાનંદ સ્વામી કે જીવના અજ્ઞાનની તો વાત જ ના થાય મુક્તાનંદ સ્વામી જેવા સાધુમાં હેત ન થાય આ જીવને પણ ભૂંડણ જેવી ડોસીમાં થાય ભૂંડણ જેવી સ્ત્રી હોય એમાં હેત થાય પણ મુક્તાનંદ સ્વામી જેવા સાધુમાં હેત ન થાય આવું જીવનું અજ્ઞાન છે હવે જો મહિમા સમજાય સાધુનો આ સત્સંગનો આ ભગવાનના નામનો આ તો હેત બીજે ન થાય આને મૂકીને ન થાય પણ છતાં થાય છે એ અજ્ઞાન છે ભગવાનને મૂકીને જે જે હેત થાય છે અજ્ઞાન છે અને અજ્ઞાન કેવું ભાઈ એક જણા લોટરીની ટિકિટ 5 રૂપિયા લીધી પચાસ લાખ લાગ્યા અમુક માથા ઊંચા થઈ ગયા પચાસ લાખ લોટરી લાગી પાંચ રૂપિયાની ટિકિટમાં પછી ઓલો લેવા ગયો તો ઓલા હતા ને એમણે કીધું કે ભાઈ તમને લોટરી તમને જ લાગી છે પણ અત્યારે અમે તમને દસ લાખ આપીએ છીએ પછી હપ્તે હપ્તે મહિને મહિને અમે તમને દસ દસ આપીને ચાર મહિનામાં પૂરા કરીને પચાસ લાખ ટોટલ કરી દેસું ત્યાં ખીજ એવું તમારે કરવું હોય તો મારા ટિકિટના પાંચ રૂપિયા પાછા દઈ દો આપણને કેટલું હસવું આવે છે મુરખ સરદાર છે ને એવું તમારે કરવું હોય તો મારે ટિકિટના પાંચ રૂપિયા પાછા દઈ દો મારે આવું નથી કરવું આપણે આવું નથી કરતા આપણે તો એ ક્યારે હામકું જો આમ બધું મળી જતું હોય તો અમે ભગવાન માનીએ તો અમે ભગવાન નું ભજન કરીએ કટકે કટકે જે આવે છે એ તો જોતા જ નથી કેટલું ભગવાન કટકે કટકે આપે છે પણ એકદમ આપી દે તો એમ સુખ એકદમ નથી આપતા સહન કરી શકીએ આપણે તમે જો વડોદરા ના રાત્રે સુતા છે એમના પત્ની અમૃતભાઈ છે અને એના ઘરમાં રસોડા દેશી હતા રસોડા દેશી ત્યારે કરગટિયાઓ બધું થતું હોય બધું ત્યાં પીડ્યું હોય એમાં ચૂલામાંથી કઈક લાકડું સળગતા સળગતા પેલો જે સામાન બાજુમાં પીડ્યો હોય ને બળતણ નો એમાં ભગવાન સ્વામી નારાયણ વડોદરામાં રામચંદ્રહ ના ફળિયામાં ઉતરે એની નોકરી હતી ને એને જગાડી એલી જાય જાય તારા શેઠના ઘરમાં આગ લાગી છે ભૂઠ કરીને ભૂઈ નોકર એનું નામ પછી એમના પત્ની અમૃતભાઈને ઉઠાડ્યા અલે એકદમ એ ઉઠ્યા મહારાજ હા શને સૂતા સારું લાગે છે તારા રસોડામાં આગ લાગી છે હે એકદમ રામચંદ્ર બે જણા જઈ અને આગ ઠારી દીધી હું એમ કઉ છું દુનિયામાં કોઈનો આપણે આશ્રય કરીએ એ આપણને આવી મદદ કરી શકે ગમે આપણને રોગ થયો હોય તો આપણને દવાખાને લઈ જાય ઔષધ આપે પણ અંદર પીડા છે ને કોઈ લઈ શકે ભગવાનની કૃપા હોય ને તો દવાખાના હોય પણ અંદર પીડા ન હોય આવી ભગવાન હરિપ્રસાદ સામે તકલીફ કઈ નથી છતાં આપણે ભગવાનનો આશ્રય મૂકીને બીજાનો આશ્રય કરીએ છીએ વિષયોનો આશ્રય કરીએ છીએ વિષય જીવનો આશ્રય કરીએ છીએ પણ ભગવાનનો મહિમા સમજીને એનો આશ્રય કરતા નથી એટલે મહારાજે કહ્યું કે જો ભગવાનનો મહિમા સમજાય પંચ વિષયનું તૂચપણું સમજાય અને હું કોણ છું એ જો આત્મનિષ્ઠા સમજાય તો આ જે સંસારની વાસના વિષયોની છે એ વાસના ઘટતા ઘટતા ટળી જાય હવે થોડું ટળી જાય એટલે મહારાજના બધા લક્ષણો આપે છે સહજાનંદ સ્વામી ભગવાન સ્વામી નારાયણ જરાય કાચું રાખતા નથી બોલવામાં તને જો વાસના ટળી જાય તો શું થાય એ પણ આવતું કે જ્યારે વાસના ટળી જાય ત્યારે એને ભૂંડું પદાર્થ સારું પદાર્થ ભૂંડો વિષય સારો વિષય સરખા લાગે ઊંડું રૂપ અને રૂપ સરખા લાગે અને બાળ યુવાન અને વૃદ્ધ સ્ત્રી ત્રણેય સ્ત્રીને સરખો ભાવ રહે ત્યારે એવી રીતે ભોજનની અરુચિનો રોગ થાય છે ઘણી થતો હોય કમળા કેવા કોઈ દર થાય ને એટલે અરુચિ થઈ જાય હવે જેને ભોજનમાંથી રુચિ તૂટી ગઈ સ્વાદ ઉડી ગયા પછી ગમે તેવા મીઠાઈ લે એના માટે સરખા છે બધા એવી રીતે કામ વિકાર જતો પછી ગમે તેવી વૃદ્ધ હોય કે યુવાન સ્ત્રી કે ગમે તે હોય રૂપવાન કે કોરોપવા એના માટે બધી નકામું થઈ વાત પૂરી થઈ ગઈ વાસના લીદે સારા અથવા નબળા પદાર્થો ગમે છે વાસના નીકળી જાય તો ના ગમે સરખું થઈ જાય બધું રાગ વિરાગ અને વિતરાગ આ ત્રણ સ્ટેપ છે એ થોડા સમજવા જેવા છે સારી સારી મેવા રસોઈ થઈ હોય સારી સારી મેવા મીઠાઈ બધા પડ્યા હોય એમાં જે ઝપટ મારેલી એને રાગ કહેવાની પણ એ બધી મેવા મીઠાઈ દાળભાત શાક લઈને જમે એને શું કહેવાય ન કહેવાય ત્યાગ કહેવાય વૈરાગ ક્યારે કહેવાય કે દાળભાત શાક રોટલી લે છે એ પણ એમાં મસાલો હોય કે ન હોય સ્વાદુ થયું કે ન સ્વાદુ થયું હોય મીઠું હોય કે ન હોય છતાં એ જમી લે એને વૈરાગ કહેવાય અને વિતરાગ એ સૌથી ઊંચો છે કારણ કે વૈરાગી છે ને એને ભેદ બુદ્ધિ છે આ સારા કહેવાય સારા મૂકીને નબળા ગોતે છે એને ભેદ બુદ્ધિ છે પણ વિતરાગી જે થયો એ બધાથી ઉપર વયો ગયો એને સારું કે નબળું એનું કઈ એને દર્શન જ નથી એમાં એને આવશ્યકતા પ્રમાણે હરિ ઈચ્છાથી જે મળે એટલું નીટ હોય એ પ્રમાણે લઈને પૂરું એને કોઈ ભેદ જ બુદ્ધિમાં નથી રહેતો આ વળી સારો ના એને વાત જ બુદ્ધિની ઉડી જાય છે પણ સમજવું કઠણ જો નગર શેઠ એને ત્યાં મહાત્મા ભિક્ષા માગવા આવ્યા તો ભિક્ષા માંગી એટલે ભિક્ષા માગી જમશો એના કરતા મને લાભ આપો અહીંયા બેસો ભોજન ગ્રહણ કરો ને ભિક્ષા કઈ વાંધો નહીં બેઠ જાતે બેસી ગયા સરસ મજાના પલંગ સોફા શેઠ હિંડોળવા ખાત મહારાજ બેસાડ્યા સરસ મજાના થાળ બનાવ્યા જે કઈ મેવા મીઠાઈ રસપુરી બધું બનાવી અને બપોરે સરસ મજાના થાળ ને ચાંદીની થાળીઓ નગર શેઠ હતા એનામાં આ બધું ભોજન પીરશ્યું મસ્તી થી મહાત્માજીમાં જમતા જાય કોળિયે કોળિયે અને શેઠ આ વાતો કરતા જાય શેઠ પૂછતા જાય આ જમતા જાય સરસ મજાના સ્વભાવ પલંગો ઉપર ઝૂલવાનું સૂવાનું ઠંડા પાણી નાવાની સગવડતાઓ દિવસો ઉપર દિવસો જાય મહાત્માજી નામ જ ન લે જવાનું શેઠજી ને સત્સંગમાં ભાઈ વાતો થતી હતી એટલે રસ આવતો હતો એ કઈ કહેતા ન તક તમે જાઓ પણ એક દિવસ શેઠને એમ થયો કે આનામાં મારા ફેરવું આ મારી જે મારી આરો બંગલા મરે છે સોફા પર ઝૂલે છે હિલોડે ઝૂલે છે આ રસપુરી શ્રીકાંડ પાત્ર બધું ભજીયા ભજીયા બધી દબાવે છે આ બધા ઠંડા પાણી પીવે છે આ બધા એર કંડિશનમાં બે જાય છે આવા મહાત્માને એમાં ભેર શું છે એ બીજે દિવસે બપોરે જમવા બેઠા હામે બાજો ઠુપર એ મહાત્માની આગળ સૂકો કરગઠીયો જુવારનો રોટલો ને છાશ મૂકી છાશે પણ કેવી ઊંઘી જાય એવી આંગળીએ વારંવાર જગાડવી પડે એવી છાશ ને રોટલો છેઠ થયો કે હમણાં મહાત્માજી કહે છે હો કાં ગયા મીઠાઈ પણ આ મહાત્મા પહોંચેલો સમબુદ્ધિનો હતો એટલી જ રીતે સહજતાથી એ રોટલો એ છાશ ઘૂંટડ્યા ઘૂંટડ્યા જમતો જાય અને ભાગવત રામાયણ વાત કરતો જાય મળ રેખા બદલી નહી ત્યારે ભલે કપટ કરવા જાય તો રેખા તો બદલી જાય આમ તો થઈ જાય ને પછી સમજી જાય કસોટી છે મીઠ થઈને એક વાર તો રેખા ઉપર આવી જ જાય રેખા બદલાણી ને એટલું જ પરમથી સંતોષી જેટલું પેટ ભરી જમતા એટલું જ જમ્યું ચડું કરી અને એક લાકડાની પાઇટ જેવું એના પર કોથળો નાખી દીધો મારા નિરાજે બેસીને હોઈ ગયા આ સમબુદ્ધિ છે પણ એ કઠણ છે જલ્દી આવતી નથી અને સારું છે તમે અમારી આમ તો સોટી કરતા નથી બાકી તો જો ઘરે બધા તેડી જાય ચિકનપુરી પાત્ર રસોઈ બનાવે અને પછી છેલ્લે છેલ્લે આઈસ્ક્રીમના કપ ઉપર કપ આપવા માંડે અને પછી એ જમે અને પૂછે તો કે શું છે ભાઈ ભક્તોના ભાવ પૂરા કરવા પડે ને ભાઈ અમારે તો શું હોય ખાવું પીવું પડે ભક્તો રાજી થતા હોય થતું હોય તો હેતે કરી ભગવાન ધામમાં જાય તો પછી આઈસ્ક્રીમ કાય ચિકન ખાએ ખાઈ લે ભાવ માટે હા અને ઈજ એવી રીતે ભક્તોના ભાવ પૂરામાં પૂરા કરવા માટે આઈસ્ક્રીમ કપ ઉપર કપ પડિયા ઉપર પડ્યા જતા હોય એમાં એ તમે આગ્રહ કરો તો લીધે જ આવતા હોય પણ જો ક્યારેક એ આઈસ્ક્રીમ ના પડીયામાં ગળકો ઓછું હોય મસાલો બરાબર ના હોય ફ્લેવર બરાબર ન હોય એકદમ ડિલિશિયસ ન હોય પછી આગ્રહ કરો ના બધા અરે લ્યો ને સ્વામી તમે ક્યાં ને મારે અરે સોટી પીડામાં હવાજ તો આવો જોઈ જ નહીં કાંઈ આ ક્યાંય ગયો ભાવ ભગવતનો ભાવ પૂરો કરવા માટે આ બધું કરતા હતા હે આ દંગ છે અંધ આ તો પોતાના રાગ પોષાય છે અને શ્રીજી મહારાજ જેવા કોઈ પેક નહીં લક્ષણ લખ્યા ને કે મહારાજ કે જ્યારે સમબુદ્ધિ થઈ જાય ને વાસના ટળી જાય તો મહારાજે સૌથી પહેલું લક્ષણ એ લખ્યું કે નિંદા સ્તુતિ સમાન લાગે આ માથું વાઢી નાખવા જેવી વાત છે ભલે કોઈ મોટા થઈને ફરતા હોય ને ભક્તોના ભાવ પૂરા કરતા હોય ને તમે બધા ગાંડા થઈને એની પાછળ પડતા હોય ને એની પ્રસાદ પાણીઓ લેવા માટે દોટ મૂકતા હોય નો પ્રોબ્લેમ મૂકો પણ એની હાજરીમાં એને વખોડતા બે શબ્દ માઇક ઉપર બોલો મોઢું થઈ જાય વાળાની વાટકી જેવું દસ જણા ને કહી દે આ નો આવતો દેજો વિરોધી છે આ નકામો માણસ છે આ તો આપણામાં રસમાં ભંગ પાડે છે કેમ નિંદા સુધી હરખી ન થઈ એટલે ભેટ આપે વખાણ કરે તો એને વાહણમાં હાથ ફેરવે શબ્દો બોલી જાય તો તરત ઈશારો કરી દે માઇક બંધ કરી દે નિ છે પણ એવો સાધુ દુર્લભ છે બીજું લક્ષણ મહારાજે લખ્યું કે ભૂંડો સ્પર્શે ને સારો સ્પર્શ ભૂંડું રૂપ ને સારું રૂપ એ સમાન લાગે તમે કોઈ એવા મહાપુરુષ હોય ને તમે આવ્યા હોય ને પછી એ ગુલાબના ફૂલ જેવું છોકરું હોય કાને કુંવર જેવું એને શણગારો ને ટોપી પહેરાવો ને જબલું પહેરાવો ને ઝાંઝરી બાંધો ને પછી હાથમાં ગુલાબ નો કજરો આપો ટીલા ટપકા કરો એવું મહાત્માન માટે ગજરો આપવા લઈ જાઓ ત્યાં તો ગાલે ટપલી મારી લે કપામાં ટીલો કરી દે નામસુ રાખ્યા છે મૂકી દે હોળામાં તેડી લે દોટા પડાવી લે પણ એની જગ્યાએ ભૂંડું ભૂખ જેવું ખજૂરી ના થયા જેવું છોકરો લઈ જાઉં એક આંખમાં ફૂલો હોય ને એક હોય નહીં કાંઈ ઇન્ડિકેટર બધું નાકમાં ચાલુ હોય લુગડા પાછા એ હું લેલ નો ગજરો દેવા માટે સામિયામાં તમે આગળ કરો તો અત્યારે ક્યાં તમે આ લઈ આવો એટલી ખબર નથી પડતી અમુરત માં ક્યાંય ગયું ભાવ પૂરવા કરવાનું ત્રીજું લક્ષણ લખ્યું કચરોને કંચન સરખું થાય કચરાનો ઢગલો કરો તોય ભલે પૈસાનો ઢગલો કરો તોય ભલે પણ જે બહુ ઘટી ભેટ કરતા હોય એના લિસ્ટ ન બનાવે અને કચરો નાખે એના લિસ્ટ ન બનાવે બસ એને જેવી સમબુદ્ધિ છે એવો સાધુ એટલે મહારાજ કે આવું થઈ જાય અને જ્યારે આવું થાય ત્યારે વાસના જીતાણી કહેવાય વાસના રહીત દશા અને કહેવાય અને એને જ એકાંતિકપણું કહેવાય એને જ એકાંતિક ધર્મ કહેવાય અને એ જ પુરુષોત્તમ નારાયણ ના રસ નો ભોગતા બની શકે પણ જો ક્યાંય વાસના રહી જાય તો શ્રીજી મહારાજ કહે વાસના તો સમાધિ પણ પાછો ખેંચી લાવે માટે નિર્વાસની તો થવું જ એમ લાલચ આપીને મનને પણ નિર્વાસની કરવું કહે તું આ લોક તો સુખ મૂકી દે એની પાછળ દોટ મુક માં તું આ મૂકીશ ને તો તને ઈન્દ્રાદિક બ્રહ્માદિક ના કરતા કરોડ ગણા છે એ મળશે પણ તું આ મૂકી દે આ મૂકીશ તો ઓળખડે અપગ્રેડ થઈશ પણ મહારાજ નું ગમે તેમણે તમને ગમે ત્યાં તમને બીજે મૂકીને હું સુખ પાછળ પાછળ આવીને અપાવીશ પણ આ લોક તો ઉદાસ થાવ આમાં કાંઈ માલ નથી હું ઠેઠ ધક્કો ખાઈને એટલા માટે આવ્યો છું તમને અહીંયા જો સુ ખબર પડી જાય ઉત્તમ પંચ વિષય મહારાજ એટલા માટે બનાવ્યા છે કે જેથી એને અણહાર આવે કે બનાવનાર વિષયોનો છે વિષયોમાં આવું સુખ છે તો એ બનાવનારની પાસે કેવું હશે એ દેખાડવા માટે હું આવ્યો છું એમાં જયારે મન જાય અને વાસના રહીત દશા થાય ત્યારે મહારાજ કહે એને એવું થાય કે મારે કોઈ કાળે વાસના હતી જ નહીં આ તો વચમાં મન થોડું થોડું ભ્રમ જેવું થઈ ગયું બાકી હું તો સદાય વાસના રહીત છું એનો અર્થ શું છે પોતાનો અસલ જે બ્રહ્મ સ્વરૂપ છે ને એનો સાક્ષાત્કાર થાય છે મારે વાસના છે હવે થોડી વાત અંતિમ વાત અદભુત મહારાજ કે પણ આવો જે એકાંતિક ધર્મ આવી જે સમુદ્ધિ આવી જે બ્રાહ્મી દશા આવી જે પરબ્રહ્મ રસ ભોગતા આવો જે એકાંતિક પણ એકાંતિક ધર્મ ये शास्त्र लखी राख्यो हो, थी न ना भगवत करे थी नरे ये कथा कर राखे, राखे तो स्थिति न थे साखे तो ना तो कई रीते थाय निर्वास दशा थी અને જેને ભગવાનના સ્વરૂપને વિશે આવી સ્થિતિ થઈ છે એવા મહાપુરુષના સત્પુરુષના વચને કરીને જ આવી દશા પ્રાપ્ત થાય છે વચને કરીને એ સમજવા જેવું છે વચને કરીને એટલે એના મુખની વાણી સાંભળવાથી આવી દશા થઈ જાય છે એવું નથી એના વચન તો ઉત્તમ જ છે એવાની વાણી છે એ તો સોસવી નીકળી જાય પણ વચને કરીને એટલે હેતે કરીને એની સાથે જોડાઈને એની આજ્ઞામાં વર્તવાથી આવી દશા થાય છે નહીતર તો ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી સાંભળતા એની સાથે જ રહેતા રેવાથી એવી દશા થતી નથી પણ જે ગોપાળાનંદ સ્વામી ગુણાતી સ્વામીની સાથે આજ્ઞામાં એમને વચનમાં જેમ કહ્યું એમ હેતે કરીને વર્ત્યા એ બ્રહ્મ દશાને પામી ને પુરુષોત્તમ રસના ભોગતા થયા ને આ કેવું છે સુથાર બાવળના વેઢાને લઈ આવે પછી એને હોરી હોરી ને સરસ મજાનું ફર્નિચર બનાવે ત્યારે કલ્પના ના આવે બાવળનો વેઢો છે ખાલી વાતો સાંભળે ન થાય સરસ વાત કહું શ્રીજી મહારાજ અગતરાય પધાર્યા પરોતભાઈને ત્યાં ગામડે વાડીએ બેઠાતા સ્નાન કરીને જોવો કેવી પાઠશાળા હોય છે આ કઈ કેમ અને કઈ રીતે એના વચને કરીને આ મહારાજ કે સ્થિતિ પમાય છે આપણે તો એટલું માની રાખ્યું છે પણ આ થવું એની વચને કરીને એટલે કેમ પછી નાય બધા બેઠા શ્રીજી મહારાજ ને સંતો બધા એટલે પરોતભાઈ વાડીમાં પાક્યા ચીબડા ને એ પણ લઈ આવ્યા ને કાચા ચીબડા નહીં આવ્યા જેને જે જમવા હોય ભાવથી એક બાજુ પાકા ચીપડાનો ઢગલો કર્યો એક બાજુ કાચા ચીપડાનો ડગલો કર્યો મહારાજ કે જો સંતો પર્વતભાઈ ની ભાવના છે એટલે જેને પાકા ચીપડા ખાવા હોય પાકા ચીપડાના ડગલા પાસે બે કાચા ચીપડા જેને ખાવા હોય કાચા ચીપડા બે જે બે એક ખાવાનું છે એટલે કોઈને જેને પાકા ખાવાનું મન હતું પાકા ચીપડા પાસે જઈને બેઠા જેને કચા ખાવાની ઈચ્છા હતી એ કાચા ચીપડા બેઠા પછી મહારાજ કહેવાયું છે એને કાચા ખાવાના છે અને જેને કાચા ખાવાનું મન થયું છે એને પાકા ખાવાના છે હાલો બદલી જાઓ મનનું નક્કી કરવાનું હતું કાઢી નાખ એ જ ભાવ છે ને મનમાં જે નક્કી કર્યું હોય કે આજ આપડે પાછમ બરાબર ની જમાવટ કરી ત્યાં કે હવે કઈ નહીં મળે પૂરું પાકા હોય એને કાચા ખાવાનું થાય કાચા હોય એને પાકો ખાવાનું થાય આ પાઠશાળા છે એ વગર વાંક જાતા નથી ઢેબા હોરાતા નથી કુબજા મથુરામાં ગયા શ્રી કૃષ્ણજી ત્યારે કુબજા મળી ત્રિભંગી હતી કુબડી હતી ત્રણ વાંકી હતી પછી ભગવાન શ્રીકૃષ્ણ એને ચંદન ચરચ્યું ને કુબજા એટલે રાજી થઈ ગયા એટલે એને વાંક કેમ કાઢ્યા બહુ મર્મ છે ભગવાન શ્રીકૃષ્ણે કુબજાના ચરણ ઉપર પોતાનો ચરણ દબાયો અને હળપચી એ ત્રણ આંગળી બે આંગળી મૂકી અને કુબજાને ઉપર ખેંચીને કડડ કરતા ત્રણેય વાંક કાઢી નાખ્યા અને કુબજા નવસુંદરી સીધી થઈ આ આપણી કથા છે એ મહાપુરુષો સત્પુરુષો ભગવાન એ પહેલા આપણા ચરણ દબાવે છે એટલે આપણા આચરણને જમાવે છે આજ્ઞામાં વર્તાવી વર્તાવી અને પછી આપણું મસ્તકને પકડીને સમજણને ઊંચી કરે છે અને બધા વાંક કાઢી નાખે છે એ છે આચરણ કરે નહીં સમજણ ઊંચી થાય નહીં તો સાંભળવાથી કાંઈ થાય નહીં પેલા આચરણ તો દબાવવું પડે પગ તો દબાવવું પડે ભાઈ હડપચી જાય જૂનાગઢમાં ગુણાતિત સ્વામી પાસે યોગેશ્વર દાદી સ્વામી બાલમુકુંદાજી સ્વામી બધા સંતો હતા એમાં એક વૈશાખાનો ધમ તાપ તપતો હતો ગુણાતિત્તાનંદ સ્વામી યોગેશ્વર દાદી સ્વામી ને બાલમુકુંદાજી સ્વામી ની કે તમે જેને આ બાર થી એક સુધી બેસો વૈશાખ તાપ ઉઘાડે માથે ઉઘાડે શરીરે બેસો આવી રીતે એ આખો વૈશાખ મહિનો બેહાઈ ગયા કેમ થાય બાપા પાછા સ્વામી પાછા ટાટે છે બેઠા હોય હાયરે બેસતા હોય તો તેમ થાય ચાલો એ છે એ ટાઢે થાય ને ઓયલા ને હામે બેઠા બેઠા બેઠા હોય ઓયલા ભાવ ન થાય મા બાપ આ હું ધંધા કરાવો છું અને એમ વર્પે એ બાલ મુકુદાસ સ્વામી કે જા તારે ધામમાં જવું છે આલે જયારે ઈચ્છા થાય ત્યારે મારી ચાદર વઢીને હોવી જાય છે તને પુરુષોત્તમ નારાયણ તેડી જાય છે એ વગર દશા ઉર્ધ્વ થતી નથી એક પાર્સદ વાસણ ઉટકતા ભંડાર પાસે ચોકડી હતી ત્યાં તમે જોજો કેવી રીતે આ બ્રાહ્મી દશા અને ભગવાનમાં સ્થિતિ થાય છે તો વાસણ માંજતા હતા ને ઉટકતા હતા ગુણાતીતા ના સભા મંડપમાં બેઠા તા કેટલું અંતર ત્યાં સાબલા ટેકે બેઠા તા ત્યાંથી એનું સંધાન કરે છે મહાપુરુષો ની સ્થિતિ છે ને એટલે એ આપણો રોગ છે ને આરપાર ટ્રાન્સપેરન્ટ દેખે છે ઉલટન બીજું નાખે આ ટ્રાન્સપેરન્ટ જ્યાં સુધી દેખી ન શકે ત્યાં સુધી ઈલાજ ન કરી શકે ત્યાં બેઠા છે પેલા દેખે છે અને કીધેલું હોય કે સેવા કરો ક્રિયા કરો પણ ભગવાનની મૂર્તિમાં શ્રીજી મહારાજની મૂર્તિમાં મન રાખીને શ્રિયા કરવી મૂર્તિ ભૂલી ગયો છે વાસણ ઘચઘ કર્યો છે ભગવાન માં મન રાખે ભગવાન ભૂલી ને વાસણ માંજે છે તો ભૂલી ગયો મૂર્તિ સાંજ એમ વૃત્તિ સંતાવી સંતાવી ને ભ્રમરૂપ કરી નાખે એ શાસ્ત્ર માં વાંચે હું કીર્તન તો બોલતો તો બોલો એ ભલે તમે હોઠ બોલે છે પણ મન ક્યાં ફરે છે એટલે એ એવા છે કે જેમ કે એમ એવી રીતે જયારે વર્તે એવાને જયારે મળે ત્યારે આ વાસના જળમૂળ જાય બ્રહ્મરૂપ દશા થાય અને પરબ્રહ્મનો રસનો ભોગતા થાય સત્સંગમાં જ્યાં જ્યાં સારું હોય એમાં ગોતી અને ભગવાનનો મહિમા જેટલો સમજાય એનો પ્રયાસ કરવાનો જગતના વિષયોનો વિચાર કરી કરીને જે અનુભવ થયા હોય એમાંથી તુચ્છતાનો મનમાં ગાંઠ વાળવાય ને અનુભવ થયા છે પણ અનુભવની કાગર ભેળી કરવાની એનો વિચાર કરવાનો અને હું કોણ છું અને ક્યો પાઠ ભજવવા આવ્યો છું એનો જો અનુસંધાન સત્સંગમાં રહેતા રહેતા થઈ જાય તો જીવમાંથી વાસના માત્ર નીકળી જાય અને ભગવાન એવી કૃપા કરે તો ચરણમાં પહોંચી જવાય શ્રીહરિ એવી પ્રાર્થના સાંભળે એવી પ્રાર્થના સાથે વિરમું છું સહજાનંદ સ્વામી મહારાજ